आज आप प्रथम प्रकरणी एमृत कर वचनामृत में त्रबत महाराजे समझा एक मूर्ति पूजा महिमा अरे मूर्ति पूजा की उपासना करता करता अपन ने भगवान में केश्चय है अपना में नास्तिकता के आस्तिकता के तपास आम चावीओ है तो पेली बाबत है ये मूर्ति पूजा राजाचार्य जीए कहूँ के वेद उपनिषद गीता भागवत आदि शास्त्रों में भगवान पांच स्वरूप नर्णन आये परस्वरूप अंतरियामी स्वरूप व्यूहस्वरूप विभवस्वरूप अर्चा स्वरूप पर स्वरूप ये कि मया की पार भगवान जो दिव्य धाम है यम भगवान जो सदा सर्वदा साकार मूर्ति रूपे बिराजमान है यान पर स्वरूप है यू वर्णन शास्त्रों में बीजों अंतरियामी स्वरूप सर्वत्र अणुअणु जड़ चेतन में साक्षी रूपे अंतरयामी रूपे भगवान बिराजमान अंतरयामी स्वरूप शास्त्रों में वर्णन तीज व्यूह स्वरूप सृष्टि जयरे उत्पत्ति तरह सृष्टि उत्पत्ति स्थिति ने प्रलय रूप लीला ने अर्थे भगवान चार स्वरूप धारण करें अनिरुद्ध प्रद्युम्न संकर्षण वसुदेव जेने चतुर्व्यूह स्वरूप कहवा शास्त्रो में यह चतुर्व्यूह स्वरूप वर्णन आ चौथु विभव स्वरूप एट्ले अवतार स्वरूप समय समय भगवान पृथ्वी परसंगे जो अवतार धारण करे तो इस शास्त्र में अवतार स्वरूपों वर्णन पांचमु अर्चा स्वरूप वर्णन अर्चा एट मूर्ति स्वरूप प्रतिमा स्वरूपे भगवान सेवन पूजन यूर्ति स्वरूप नु वर्णन शास्त्रो में समझा के पर स्वरूप है यत्यंत इंद्रिय अंतकरण ने अगोचर है परोक्ष मा पार जे दिव्य लोक में दिव्य धाम में भगवान स्वरूप बिराजमान है ये स्वरूप ने अपने आंखे जोई सकता दर्शन सेवन पूजन कर सकता नहीं अत्यंत पर परोक्ष लई सकता अंतरियामी स्वरूप भगवान अपनी अंदर ज बैठा है परंतु अपना मन में मा एटा माया दोष विकारों संस्कारों पड़ा कर अंतरियामी स्वरूप भगवान अनुभव करता कोई सुख लई सकता बराबर छ त्रीज व्यूह स्वरूप ए पर स्वरूप ચતુર્વ્યૂહ સ્વરૂપ પણ આપણા ઇન્દ્રિયોથી અગોચર છે આપણે પહોંચી નથી શકતા જોઈ શકતા નથી સેવી શકતા નથી અવતાર સ્વરૂપ એ તો જ્યારે અવતારો ધરતી ઉપર વિચરતા હોય એને પ્રત્યક્ષ સુખ મળે છે પણ અવતાર સ્વરૂપો પણ કાયમ તો રહેતા નથી એ પણ લીલા સંકેલીને અંતર્હિત થાય છે तो बधा ने कायम ये भगवान स्वरूप सुख मत नहीं करुणा करीवों ने सुख आप दर्शन पूजन न सुख आप स्वरूप न सुख आप भगवान करुणा कर मूर्ति स्वरूप धारण कर बिराजमान थे आ भगवानी अतिशय करुणा बाबत है हमें जो परस्वरूप है दिव्यधाम में बिराजमान है यीहरि मूर्ति रूपे प्रतिमा रूपे अपनी साजमान आ मोटी के मोटी बाबत कहवा जे भगवान अक्षरधाम में बिराजमान होने अपने कोई सेवा कर भगवान ने मूर्ति स्वरूपे प्रत्यक्षपणे अपने સ્નાન કરાવી શકીએ છીએ હાર પહેરાવી શકીએ છીએ ચંદન અર્ચી શકીએ છે એનો સ્પર્શ કરી શકીએ છે દર્શન કરી શકીએ છીએ એની સામે આપણે હાથ જોડીને પ્રાર્થના કરી શકીએ છીએ આ નાની સુની બાબત નથી પણ સમજાઈ નહીં એટલે અત્યંત કરુણાપૂર્ણ ઘટના છે મૂર્તિ સ્વરૂપે ભગવાનનું अपनी बिराजमान छाज मूर्ति पूजा मूर्ति पूजा न खंडन करें हिंदू समाज सीवाये बीजा सामज है ये मूर्ति पूजा ना विरोध करे तो अपने समझी सक हिंदू समाज में घना कि लोग मूर्ति पूजा विरोध करे मूर्ति पूजा ने हास्यास्पद गणा ये एवं कह हिंदू धर्म ग्रंथ वेद है वेद में हो गए तो वेद में क्या मूर्ति पूजा बताई पूजा में मा मानता ए वेद में मूर्ति पूजा है पेले थी मूर्ति पूजा प्रत्ये नफरत है एटले ज्या ज्या वेद में मूर्ति पूजा आए એ તે બાબતોની એક બાજુ હડશે લીધી છે અને પછી એમ કહે છે કે વેદમાં મૂર્તિ પૂજા નથી એટલે મૂર્તિ પૂજામાં માનતા નથી અને કાં તો એ મૂર્તિ પૂજાના જે સંદર્ભ વેદમાં હોય એને પછી બીજા અર્થ કરીને એને નિગ્લેક્ટ કરે છે એક પ્રકારની આડોળાઈ કહેવાય મૂર્તિ પૂજા વેદમાં છે देव मंदिरों ंदिरो नर्णन वेद ना मेदमा मंडल एक मंत्र मां। मां छे कहु देव मानम इव चित्रम मनोहरम तस्य भवति आ देव मानम जे शब्द छे ने यो अर्थ थे देव मंदिर त्रिष्मा मंडल में त्रण सौ सातमा अय्रीष्मा मंत्र कयो कहूँ के भोजाय अश्वम सह मृंजती आशु भोजाय आस्ते कन्या शुभमान भोजश पुष्करणी इव बेशम पिष्कृत देवम इव चित्र आम शू कहू કે જેમ સત્કર્મ કરનારા જે દાતાઓ છે પૂર્ણ કરે છે એ લોકોને સ્વર્ગાધિક લોકમાં ભોજાય એટલે દાતા દાન સત્કર્મ કરનારો તમારે ભાભી ભોજાય આવે એ નહીં ભોજાય એટલે દાતા સત્કર્મ કરનારો એને પરલોકમાં સુંદર અશ્વ પ્રાપ્ત થાય છે શીઘ્ર ગતિવાળા सुंदर स्त्रीओं से कहूँ सुशोभित प्राप्त परलोक मेव मानम एवं चित्रम मनोहरम वेशमत भवती हम देव मंदिर ना मा। चलन हो नहीं तो उपमा क्या बराबर देव मंदिर सुंदर भवनों प्राप्त थे तो देव मंदिर ना उल्लेख है जो वस्तु समाज में चलन होनी तो देव मंदिरों उल्लेख है मूर्तिओ ना स्पष्ट उल्लेख अथर्वेद पेहेलाज मंडल में तेरमा अध्याय में पहला मंत्र में कहूस्ते अस्तु अश्मने हे प्रभु पाषाण प्रतिमा बिराजमाना हे प्रभु परमात्मा आपने अरा नमस्कार हो नमस्ते अस्तु अश्व प्रतिमा बिराजमन प्रभु आपने नमस्कार हो छर्णन के नहीं फरी पाच अथर्वेदना बीजा मंडल में तेरमा चौथा मंत्र में यही अश्मानम आनिष्ठ अश्मा भवतु तनु हे प्रभु परमात्मा जी आप पाषाण प्रतिमा आनिष्ठ बिराजमान थाव अश्मातु तनु आप पाषाण प्रतिमा छे ये आपनो शरीर रूप थाव तो मूर्तिओ मूर्तिओं प्रतिष्ठा ए बधु वेदों પણ આપણે એવા ઘણા દેવતાઓની આ રીતે મૂર્તિ પૂજાઓનું વર્ણન છે પણ જેને નથી માનવું એ લોકો પછી હવે તમે તો વેદ જોવાના નથી એમ કહી દે કે વેદમાં નથી એટલે અમે નથી માનતા હવે તમે વેદનું પૂઠું જોયું ન હોય એટલે તમે કહો હા બરાબર છે અને બાપજી ખોટું થોડું બોલે પણ બાપજી ખોટું બોલે એટલું કોઈ ખોટું ન બોલે કારણ કે બાપજીને પોતાની ખીચડી પકાવવી હોય वेद घा देवताओं वर्णन शिव ब्रह्मा विष्णु आदि बीजे भाई सत्युगत बग्निहोत्री एटाज यज्ञ करता राजा प्रजा ऋषि मुनिओ बदा दरेक ने घेर यज्ञ शालाओ रहे तो ते व्य दरेक ने घेर यज्ञ शालाओं નિત્ય યજ્ઞો થતા યજ્ઞ વગરનો કોઈ ન રહેતો હવે ઘેર ઘેર જે યજ્ઞ શાળા છે ને સુશોભિત યજ્ઞ એ સતયુગમાં એ જ દેવ મંદિરના રૂપ છે એના માટે યજ્ઞ એ જ દેવ મંદિર છે અને વેદો અંદર તો ઈન્દ્ર અગ્નિ વરુણ શિવ આદિ બધા દેવતાઓ એના સુંદર હાથ ચરણ નેત્રો જુદા જુદા દેવતાઓ ઇન્દ્રાદીના બધા આયુધો એનું વર્ણન છે અને આજે પણ યજ્ઞો કરીએ છીએ ત્યારે એ દેવતાઓનું આવાહન થાય છે એનું પૂજન થાય છે અવિષ્યાન અપાય છે તો સતયુગમાં પણ એ દેવતાઓનું આવાહન પૂજન થતું યજ્ઞોમાં એ છે फर्क एट आज यज्ञ मतयुग के तेरे देवताओन आवाहन करने देवताओं साक्षात आजमान आसन ग्रहण करता पूजन अर्चन ग्रहण करता हविष्यान ग्रहण करता साक्षात सामे बेसता આવાહન કરે ને સાક્ષાત દેવતાઓ આવીને બિરાજમાન થાય તો ભાઈ પછી મૂર્તિઓ પધરાવન જરૂર ખરી મૂર્તિઓ પધરાવે શી જરૂર છે બોલાવે છે ને પ્રત્યક્ષ આવીને બેસે છે પૂજા અર્ચન ગ્રહણ કરે છે અને એ તો તમે આ મહાભારત કાળમાં તમે જુઓ ને પાંચ વર્ષ પહેલા કરણ પાસે સૂર્ય દેવ આવતા માતા કુંતી પાસે સૂર્યનારાયણ આવતા બીજા દેવતાઓ આવતા અર્જુન પાસે ઇન્દ્ર આવતા ઇન્દ્ર અર્જુન પણ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે જ મેમાન ગતિ કરી સરસ હાફુસ પહેરી કેરી ખાઈને આટા મારીને વ્યવ આવતો વર્ણન છે એ તો સાંભળ્યું છે ને તો હમણાં સાડા પાંચ વર્ષ પહેલા જો આવી રીતે નિર્મળતા હતી એટલા માટે દેવતાઓ આવતા હવે નથી આવતા એની પાછળનું કારણ પછી આપણી મલિનતા છે હજાર વર્ષ પહેલા દેવતાઓ મનુષ્ય સાક્ષાત સંબંધ હોય તો સતયુગમાં તો હોય જ અને સાક્ષાત આવીને બેસતા હોય તો પછી મૂર્તિ પૂજાનું ચલણ ઓછું હોય શકે પણ પછી જેમ જેમ લોકોની ચિત્તમાં ભેદવૃત્તિ આવતી જાય મલિનતા થોડી આવતી જાય તો દેવ મંદિરોનું ચલણ થયું હોય અને ત્યારે દેવ મંદિરના ચલણ વખતે પણ લોકો એટલા નિર્મળ હોય કે એકાદ દેવ મંદિરે જે દર્શન કરે તો પછી આખો દિવસ મૂર્તિમાં મનમાં મૂર્તિ રેમા કરે મૂર્તિમાં મન રેમા કરે હવે આજે આપણે એવા દેવ મંદિરો છે પણ હવે સામે બેસી રહીએ તો મૂર્તિ યાદ આવે છે એવા મન ડિસ્ટર્બન્સ વાળા થઈ ગયા સાત્વિકતા ખલાસ થઈ ગઈ એટલે માળા લઈને બે છે સામુ જોઈએ તો વળી કાંઈક થોડુંક યાદ રહીએ એટલે પોકેટમાં મૂર્તિ રાખીને ગેળી ફેરવા કરીએ છીએ મોબાઈલમાં મૂર્તિ રાખીએ છીએ અને જ્યારે જોઈએ ત્યારે જોઈએ રાખે જો થોડુંક ઘણું કાંઈક મનમાં આવે તો મોબાઈલમાં રાખો જ છો ને તમે હવે એ વેદમાં થોડું લખ્યું હોય મોબાઈલમાં રાખજો એમ छता चलन समय समय मंदिरों स्वरूप जुदा हो भगवान रामचंद्र जी थी लाख वर्ष थी लाख वर्ष थ नासाए संशोधन कर पेल सेतु रामेश्वर सेतु એની કઈ સત્તર અઢાર લાખ વર્ષ તો એમણે કીધા જ છે એકાદ બે લાખ વર્ષ આમથી આમ એમાં શું ફેર પડે છે એકવીસ લાખ વર્ષ થયા રામચંદ્રજી એ રામચંદ્રજી રોજ શ્રીરંગ ભગવાન એટલે વિષ્ણુનું ભગવાન વિષ્ણુ પૂજન કરતા આવડી દોઢ બે શ્યામ મૂર્તિ શ્રીરંગ ભગવાનની વિષ્ણુની રામચંદ્રજી નિત્ય પૂજા કરતા એ મૂર્તિ આજે પણ શ્રીરંગમાં જે સાઈ ભગવાન ત્રણ ખંડમાં સુતેલા છે એના મધ્ય ખંડમાં સુવર્ણનું કવચ ચડાવી દીધેલું છે એ રામચંદ્રજી પૂજતા એ મૂર્તિ આજે પણ શ્રીરંગ ક્ષેત્રમાં બિરાજમાન છે એ વિભીષણ માગીતી લંકામાં જતી વખતે રામચંદ્રજી પાસેથી એટલે ત્યાં પહોંચી ગયા છે ભગવાન ની પાસે જતા જતા માગ્યું કે મહારાજ મને કઈ આધાર આપો શું જોઈએ છે તો મને આ પૂજો છો મૂર્તિ આપી દી ના પડાય એટલે પાડી દીધી સારું તમે લઈ જાઓ દેવતાઓને ન ગમ્યું કે આ વિભીષણ ત્યાં લંકામાં લઈ જાય પણ ભગવાનને ગમ્યું વિષ્ણુને મારે ત્યાં નથી જવું એટલે દેવતાઓ આવીને રામચંદ્ર જેને વિનંતી કરી મહારાજ ત્યાં લઈ જાય એ નગરીમાં એ સારું નહીં અમારી ઈચ્છા નથી તો કે મેં તો વચન આપી દીધું છે હું મૂર્તિ આપી દઈશ તો કે કઈ શરત મૂકો શરત માં શું તો એને એમ કહો કે જ્યાં મૂર્તિ મૂકીશ ને ત્યાંથી પછી હટશે નહી કહી દઈએ એટલે ખરેખર પછી આ એક યુક્તિ પ્રયુક્તિ કરી વિભૂષણ ને ભગવાને મૂર્તિ આપતા કહ્યું લો વિભૂષણ લઈ જાઓ પણ દેવતાએ કહ્યું છે કે મૂર્તિ જ્યાં મૂકશો ત્યાંથી પછી હટશે નહીં એટલે એ સાવધાની રાખજો તો ભલે મારા જતા જતા શું વાર એમાં પુષ્કર વિમાન હતું મોટાભાઈનું વિમાન લઈને હવે દેવતાઓ દેવતાઓ છે આખરે એને જેવું આવડે છે એવું કોઈને નથી આવડતું ત્યાં પહોચ્યા આજુબાજુ અને વિભીષણ પેશાબ લાગી નેચરલ કોલ આવે એમાં કોઈનું કઈ ચાલે નહી હવે એટલું બધું આમ લાગે આવી કથા છે એ હું તમને કહી દઉં છું એટલે વિભીષણ વિચાર કર્યો હવે રહેવાતું નથી સેવાતું નથી કહેવાતું નથી મૂર્તિ નીચે મૂકી દઈશ તો તો મૂર્તિ અહીંયા રહી જશે એટલે એમણે ગણપતિનું આવાહન કર્યું ગણપતિજી પધારી કહ્યું મહારાજા થોડી મૂર્તિ જાળી રાખો તમે હું અવગડી પેશાબ કરીને આવ્યો ગણપતિ કે પણ મારે લખવાનું ઘણું કામ પર ચડી ગયું છે પ્રૂફ રીડિંગ બહુ કરવાનું છે વ્યાજજી ઘણું સોંપીને બેઠા છે અને તમે મને બોલાવ્યા છે હું ક્યાં સુધી જાલી રાખું અરે હમણાં આવું વાર કેટલી લાગે તો કે ભાઈ જો એક ઘડી સુધી હું ઊભો રહીશ પછી જો તમે ન આવો તો પછી હું મૂર્તિ મૂકીને ભાગી જઈશ પછી કહેતા ગણપતિએ મારું કહ્યું ના કર્યું અરે મારે એક ઘડી તો બહુ એક ઘડી એટલે ચોવીસ મિનિટ થાય કોઈને ચોવીસ મિનિટ સુધી થોડું પેશાબ લાગે હમણાં આવ્યો ગણપતિએ જાલી રાખી પણ આ તો દેવતાઓ છે ને એવું કર્યું નથી વિભી પેશાબ કરવા બેઠા બેઠા પણ ગણપતિ નો સમય પસાર થઈ ગયો ગણપતિ ત્યાં મૂર્તિ મૂકીને ચાલી લાગ્યા પછી વિભીષણ આવ્યા પછી તો શું કામ નું ચીડિયા ચુગ ગઈ ખેત પસ્તા ને છે ક્યાં એટલે શ્રીરંગ ભગવાન ત્યાં રહી ગયા અને ત્યાં દૂર ગણપતિને પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ગણપતિ પણ ત્યાં બિરાજમાન છે એમણે મદદ કરીને રાખવાની એટલે ગણપતિનું મંદિર પણ ત્યાં છે આવી કથા છે કહેવાનું કે રામચંદ્રજી પણ પૂજા કરતા ભગવાન શ્રીકૃષ્ણ એ વિષ્ણુનું પૂજન કરતા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું એ મૂર્તિ આજે કેરળમાં ગુરુવાયુર સ્થાન છે ત્યાં હયાત છે હવે બંને ઐતિહાસિક રામચંદ્રૂર્તિ આપણે એનું માનવું કે આજકાલના અખતર ડાય વાતો કરતા હોય મૂર્તિ પૂજા બોગસ છે એનું માનવું રામ અને શ્રી કૃષ્ણ થી કોણ મોટા છે છતાંય લોકો આવી ધ્યાન ઉપર લાવ્યા વગર कक्को साखता ज्ञानी हो डाकता हो तो मूर्ति पूजा वैदिक थी बीजी बात ये एवं कह भगवान सर्वत्र है तो आप कही भाई सर्वत्र भगवान तो बधे तो जो भगवान व्यापक सर्वत्र ये निराकार हो तोज व्यापक थी शक जो मूर्तिमान हो तो व्यापक था था था। न थी सके ये एक देश में सीमित थी जाए ये भगवान मूर्तिमान साकार नहीं भगवान सदा निराकार निराकार होनी मूर्ति न हो मूर्ति पूजा करता नहीं मानता नहीं મૂળ વાત તો એવી છે કે ભગવાન સદા સર્વદા સાકાર છે અને સાકાર થકા સર્વત્ર વ્યાપક છે અને એ લોકો એમ કહે છે નિરાકરવાદીઓ કે ભાઈ સાકાર હોય એ સર્વ ન હોય એ બહુ જ વિરોધી બાબત છે એમની કે મૂર્તિમાન હોય અને સર્વત્ર વ્યાપક હોય એવું હોય જ નહીં એક બે ગુણધર્મો કેમ હોઈ શકે કાં તો મૂર્તિમાન હોય કાં તો વ્યાપક હોય પણ એ વાત પણ એમની ખોટી છે આ ફૂલ છે એ સાકાર છે કે નિરાકાર અગરબત્તી સાકાર છે કે નિરાકાર સાકાર સાકાર હોવા છતાં મૂર્તિમાન હોવા છતાં આ ફૂલ એની સુગંધ કરીને અગરબત્તી એની સુગંધ કરીને આખા હોલમાં વ્યાપક થાય છે કે નથી થતી આ સૂર્ય છે એ બિંબે સાકાર છે અને પ્રકાશે કરીને અનંત આકાશમાં વ્યાપક છે ये रिते भगवान मूर्तिमान है सर्वत्र व्यापक एवं जो सच्चिदानंद ब्रह्म मयज य भगवानी मूर्ति नज है अंतर्यामी रूप ब्रह्मरूप तेजे भगवान सर्वत्र व्यापक है एट भगवान सर्वदा अपने तो साकार रूप और निराकार रूप एट व्यापक रूप बने रूप ने मानिए પણ નિરાકાર મતમાં જેમને બહુ જ પેલું છે એ લોકો નિરાકાર જ છે ભગવાન સાકાર નથી જ એવું માને છે પણ બિંબ વગર પ્રકાશ ન હોય આ પ્રકાશ આવે છે ટ્યુબ છે તો આવે છે એમ તેજ સર્વત્ર બ્રહ્મરૂપ તેજ છે એ મૂર્તિ વગર હોઈ શકે નહીં તો ભગવાન સર્વદા સાકાર છે એટલે મૂર્તિ પૂજા એ તાત્વિક યોગ્ય છે અને કદાચ આપણે માની લઈએ કે ચાલો ભગવાન નિરાકાર જ છે સાકાર નથી પાણી નિરા છતાં એનો જયારે બરફ થાય છે ત્યારે સાકાર થાય છે કે નહીં જેવો તમારે બનાવવો એવો બને છે ને એક સામાન્ય ભૌતિક પાણી પણ નિરાકાર રૂપે ને સાકાર રૂપે રહી શકતું હોય આપણી જરૂરિયાત પ્રમાણે साकार कृपा कर बर्फ थतूर कृपा करत थतू होई. तो ये निराकार भगवान ते कहो छो तो भक्त भाव ने अर्थे साकार मूर्ति रूपे बिराज माव पूरा करने थी सके आने जो न थी सकता हो तो ये भगवान ये ब्रह्म सर्वत्र व्यापक असमर्थ कह तो साकार रूपे मूर्ति रूपे बिराजी सके छताई चालो मनो कि ये नथी बिराजता था। हो तो शू करे भगवान हारे, नहींज बिराजता चालो साकार व्यापक है एमज म तो अणुअणु ये तो नक्की अणुअणु तो नक्की तो यह मूर्ति है यहाँ के नहीं ये ब्रह्म बैठू हो न बैठू પણ જેને મૂર્તિ પૂજાનો વિરોધ છે એ મૂર્તિને એવી રીતે જુએ કે જાણે કે ભગવાન સર્વત્ર છે અણુ અણુ છે પોંદડાય પોંદડાય તમારું નામ શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ આ થોડું ઘેરું કર એટલે મૂર્તિની સામે એવી રીતે જોતા હોય છે મૂર્તિમાં જ ભગવાન નથી બાકી બધે છે મૂર્તિમાં પણ નિરીક્ષા અને જો યથાર્થપણે જાણે નિરીક્ષ્યા હોય તો મૂર્તિ પૂજાનો પણ વિરોધ ન થાય એમાં પણ મારો નિરાકાર બ્રહ્મ બેઠો છે એટલે તાત્વિક રીતે પણ મૂર્તિ પૂજા યોગ્ય છે ને જો આ તમે ઘડિયાળ પહેરી છે તમે કોમ્પ્યુટર રાખો છો તમે ટીવી રાખો છો એ ટીવીને એના વિજ્ઞાન બંધારણ પ્રમાણે નિયમ પ્રમાણે તમે એસેમ્બલ કરો તો ટીવી તૈયાર થાય નહી ટીવી ન થાય તૈયાર પાછું એને વિજ્ઞાનના નિયમ પ્રમાણે એના બંધારણ પ્રમાણે તમે એને ચલાવો તો ટીવી કામ આપે એ રીતે એને ચેનલ સેટ કરો એન્ટેના સેટ કરો કલર શેડ સેટ કરો એ બધું સરખું કરો તો જ તમને ટીવીની રીતે કામ આપે વિજ્ઞાન એનું બંધારણ છે એ બંધારણ નિયમ પ્રમાણે વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે એસેમ્બલ કરો તો ટીવી તૈયાર થાય અને એ જ પ્રમાણે પાછું ચલાવો તો જ તમને ટીવી કામ આપે એમ આ મન છે એનું પણ વિજ્ઞાન છે એને એ જ પ્રમાણે ચલાવો તો જ મન પાસેથી કામ લઈ શકાય એ મનનું બંધારણ શું છે એક મન ચંચળ છે બે મન ગ્રહણશીલ છે ગ્રહણશીલ એટલે શું કે જે જુએ જે સાંભળે જે અડે જે સૂંઘે જે ચાખે એ બધું જ ગ્રાસ કરી જાય પકડી લે ગ્રહણ કરી લઈએ ફટાફટ એ ફોટોગ્રાફી જેમ સતત ચાલુ હોય એ બધું અંદર લઈ લઈએ છીએ આપણે નાના બાળક હતા ત્યારે આપણું મન એકદમ કોરી પાટી જેવું હતું પણ પછી જેમ જેમ જોતા ગયા સાંભળતા ગયા અડતા ગયા ચાખતા ગયા હરતા કેટલું ગ્રહણ કરી પહાડો આ વૃક્ષો બધું અંદર છે જે જુએ એને પકડી લે છે ગ્રહણશીલ છે પણ એમાં ખાસ મજાની વાત એ છે ભાઈ સમજવા જેવી કે મન આપણું શબ્દની ભાષા કરતા ચિત્રની ભાષા વધારે જાણે છે આ મનનું બંધારણ છે શબ્દથી ઓછું સમજી શકે છે શબ્દથી ઓછું પકડી શકે છે ચિત્રથી ફટાફટ સમજી જાય છે અને ગ્રહણ પણ કરી લે છે એટલે ચિત્રો દ્વારા જો શીખવાડવામાં આવે તો નાના બાળકો તરત શીખી જાય છે એને રમકડાથી ચિત્રોથી લખોટી થી તો તરત શીખી જાય છે એટલે ચિત્રોની ભાષા મન વધારે ગ્રહણ કરવાનું જાણતું હોવાથી એનાથી વધારે ગ્રહણ કરે છે તમે જીરાફ વિશે છોકરાઓને ગમે તેટલી વાત કરો જેને જીરાફ જોયું નું હોય એને તમે ગમે એટલી વાત કરો પણ મગજમાં કઈ રીતે આવશે નહીં જીરાફ કેવી રીતે મગજમાં આવે પણ એને ચિત્ર બતાવી દો તો એક જ સેકન્ડમાં વાત પૂરી ને બધું પકડાઈ ગયું બસ પૂરું થઈ ગયું આ તમે કોઈ જગ્યાએ તમારો રહેઠાણ હોય કે અંતરિયાળ એવું રેસીડેન્સ હોય કે કોઈ એવો પાર્ટી પ્લોટ રાખ્યો હોય તમે રિસેપ્શન કે કોઈ ફંક્શન રાખ્યું હોય તો તમે પત્રિકાઓ કાર્ડ છપાવો છો તો પછી એની પાછળ આખો નકશો દોરી દો છો ને અહીં ચાર રસ્તા પડશે ને અહીંયા ટેમ્પલ આવશે ને અહીંયા પેલું સિનેમા થિયેટર આવશે ને પછી આમ રાઇટમાં જવાનું ત્યાં આવી રીતે ત્યાં પછી આ પેલો હશે એમ દોરી દો છો ને એ દોર્યા પછી કોઈને સમસ્યા રહે છે ચિત્રની ભાષા મન તરત બહુ સરળતાથી સમજે છે કોઈને તમારે મકાન સારું જોયું ને પછી ભાઈ તમને આવીને ક્યાંક તમારે બંગલો બનાવો છે ને પણ મેં મકાન જોયું ને ડિઝાઇન છે એનું આવી રીતે ડિઝાઇન હતું આવી રીતે રસોડું છે તો કાંઈ મગજમાં નહીં આવે પણ એને તમે ડ્રોઈંગ કરીને આપો તો તરત સમજી જાય મનનો મૂળભૂત બંધારણ છે કે ચિત્રોની ભાષા જલ્દી સમજે છે અને જલ્દી પકડી લે છે હમણાં બે પાંચ વસ્તુ બોલીશ એ તમને યાદ નહીં રહી જો? રેલવે રેલવે સ્ટેશન ચાય ઝાડ સાપ દરિયો તાજમહાલ કાંઈ યાદ નહીં રે હવે હું ચિત્રાંકન કરું છું પિક્ચરાઈઝેશન પદ્ધતિ જેને કહેવાય છે તને ફટાફટ યાદ રહી જશે આવી રીતે યાદ નહીં રહી ભૂલી ગયા ને જેમણે કીધું શું શું બોલ્યો પાંચ સાત વસ્તુઓ તમને યાદ નહીં રહી પણ હવે હું ચિત્ર બનાવી દઈશ શબ્દોનું ચિત્ર બનાવીશ એટલે તમને મગજમાં એકદમ ઉતરી જશે રેલવે તો રેલવે સ્ટેશનમાં રેલવે ઉભી હતી એમાં ડ્રાઈવરને ચાય પીવડાવવામાં આવી પણ ચાય એવી કડક ધોમ હતી પીધા ભેળી ડ્રાઈવરને એવો નશો ચડ્યો અને ગાડી ભાગી કંટ્રોલ ન રહ્યો તો ઝાડવા ઉપર ટ્રેન ચડી ગઈ ઝાડવા ઉપર ટ્રેન ચડી તો ત્યાં મોટો હેંકર સાપ બેઠો તો એ સાપ જોયો એટલે ડ્રાઈવર ભડક્યો એટલે ટ્રેન પડી દરિયામાં દરિયામાં ટ્રેન પડી નીચે ગયા ત્યાં તાજમહાલ તાજમહલ દરિયો સાપ જાડ ચાય રેલવે સ્ટેશન રેલવે રેલવે રેલવે સ્ટેશન ચાય ઝાડ સાપ દરિયો તાજમહાલ ઊંધું હોવળું ગમે તેમ બોલ યાદ રહી ગયું ને જો એટલે ડેવલપ ઓફ માઇન્ડ પાવર જે બધા ક્લાસીસ ચાલે છે એની અંદર તમને કેવી રીતે અટપટી વાતોનું પિક્ચરાઈઝેશન કરવું ચિત્રાંકન કરવું એ શીખવવામાં આવે છે આ સો સો વસ્તુઓ જે શતાવધાની હોય છે એની પાછળ ચિત્રાંકનની જ પદ્ધતિ છે એ જેટલી વ્યવસ્થિત કરતા આવડે એટલું એની પાસેથી કામ લઈ શકે છે આ બેઝિક છે ડેવલપ થયેલું એ લોકો ના પાડશે તો મન ચિત્રોને જલ્દી પકડે છે અને ચિત્રોથી જલ્દી સમજી જાય છે એટલા માટે મનને લીમડા ને ઓથે ટેકો દીધો જીવ બા લાડુબાને હાથ જોડી ને વાત કરી જો ચિત્ર આવી ગયે મગજમાં એટલે ચિત્રો ચરિત્રો વાત કહો તો મન તરત ભગવાન સ્વરૂપમાં રસમાં ડૂબી જાય છે એટલે શાસ્ત્રોમાં બધે કયું છે કે ભગવાનના ચરિત્રોમાં જેવી શાંતિ છે એવી કશે શાંતિ નથી કારણ કે મન ચિત્રની ભાષા સમજે છે એટલે મૂર્તિમાં તરસ સ્થિર થાય છે ભગવાનના ચરિત્રોમાં તરસ સ્થિર થઈને ભગવાનના રસમાં ડૂબી જાય છે એટલે મૂર્તિ છે એ મનોવૈજ્ઞાનિક છે કેવી છે ચાલે જ નહીં અડોડાઈ કરો તો અલગ વસ્તુ છે પણ ચાલે નહીં એટલા માટે તમે જો જૈન ધર્મમાં એના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે મહાવીર સ્વામીના સિદ્ધાંત પ્રમાણે મૂર્તિ પૂજા નથી કારણ કે એ નથી વેદમાં માનતા જૈન ધર્મ નથી ઈશ્વરમાં માનતા નથી ભગવાનની ભક્તિ ઉપાસનામાં માનતા મૂળ સિદ્ધાંતમાં આ જે ભગવાનમાં ન માનવું એ મૂળ સિદ્ધાંત છે તો ભગવાન શબ્દ મહાવીર સ્વામીને લાગ્યો અને મૂર્તિ પૂજા તો એના મૂળ સિદ્ધાંતમાં નથી છતાં મૂર્તિ પૂજા જૈનોમાં અત્યારે વ્યવસ્થિતપણે થાય છે મોંઘા અને બધી આંગીઓ પહેરાવવામાં આવે છે હમણાં આવ્યું હતું ને એમાં મણી લગાવ્યો છે એનું બે વાગ્ય બરાબર ચિત્ર સૂર્યની સાથે પ્રતિબિંબ પડે છે તો એવા હીરા માણેક સજ્જ એવી મહાવીરની સેવા પૂજા થાય છે મૂર્તિ પૂજા આવી કે નહીં મૂળ સિદ્ધાંતમાં નથી બૌદ્ધ ધર્મ પ્રમાણે બુદ્ધ સિદ્ધાંત પ્રમાણે પણ મૂર્તિ પૂજા નથી કારણ કે એ પણ વેદમાં માનતા નથી ઈશ્વરમાં માનતા નથી આત્મામાં પણ માનતા નથી મૂળ સિદ્ધાંતમાં ઈશ્વર ની માનતા નથી મૂળ સિદ્ધાંત પ્રમાણે તો મૂર્તિ પૂજા ત્યાં છે જ નહીં મોક્ષ શબ્દ પણ પ્રયોગ નથી કરતા નિર્વાણ શબ્દનો પ્રયોગ કરે છે નિર્વાણ એટલે દીવો સળગતો હોય તેલનો અને દીવોમાં તેલ ખૂટી જાય એટલે દીવો ઓલવાઈ જાય પછી દીવો ક્યાં લોકમાં જાય છે ગોલોકમાં વૈકુંઠમાં જાય છે વિખરાઈ જાય છે પૂરું થઈ ગયું એવી રીતે શરીર સમાપ્ત થતા ચેતના પણ વિખરાઈ જાય છે તો નિર્વાણ પામેલા બુદ્ધની પણ મૂર્તિઓ આવી અને ઈશ્વરનો સ્વીકાર નથી કર્યો ભગવાનનો પણ પાછળથી એ જ બુદ્ધ ભગવાન તરીકે પૂજાય અને મૂર્તિ પૂજાય પણ કેવી અને વિશ્વમાં મોટામાં મોટી કોઈ મૂર્તિઓ હોય તો બુદ્ધની છે પાયામાં મૂર્તિનો વિરોધ અને આજે વિશ્વમાં મોટા મોટી મૂર્તિઓ બુદ્ધની એટલું જ નહીં એ બુદ્ધ શબ્દનો પારસીમાં જે અનુવાદ થયો એ બુદ્ધમાંથી બુદ્ધ શબ્દ થયો એ બુદ્ધનો અર્થ પારસીમાં મૂર્તિ થાય છે એટલે આપણે ત્યાં જે નિરાકારવાદીઓ છે હિન્દુ સમાજમાં જે મૂર્તિનો વિરોધ કરે છે એમાંથી મોટા ભાગનો વર્ગ તો તમને એવું કહેજ છે કે ભાઈ મનને સ્થિર કરવા માટે તમે મૂર્તિનો આલંબન લ્યો મન સ્થિર કરવા કારણ કે મન એ વગર નથી નિરાકારની વાતો કરે છે પણ આ ફાફડમાં એટલે નિરાકાર માને છે ભગવાનને તો પણ એટલું તો કહે કે મૂર્તિ પૂજા મૂર્તિમાં મન લગાવવા અવલંબ માટે મૂર્તિનો સ્વીકાર કરો અને અમુક કક્ષાએ જવાનું મન સ્થિર થઈ જાય પછી મૂર્તિ પૂજા છોડી દો પણ સ્વીકાર તો કર્યો ને મૂર્તિ પૂજાનો મૂર્તિનો મૂર્તિનો અવલંબન તરીકે ઉપયોગ કરવો માધ્યમ તરીકે ટેકા તરીકે અને મૂર્તિને સાક્ષાત ભગવાન માનીને પૂજા ઉપાસના કરવી એ બંનેમાં આકાશ પાતાળનું અંતર છે એ સમજવા જેવું છે તમે કોઈ નાટક જોતા હો તો નાટકમાં તમને રસ ક્યારે પડે સાહિત્યમાં એને રસ નિષ્પત્તિ કહેવામાં આવે છે એની સુંદર ચર્ચાઓ છે સાહિત્યમાં સમજો કે રામલીલા ચાલે છે સીતાજીનું અપહરણ થયું છે રામચંદ્રજી કરુણ રુદન કરે છે ચોધા રાસુએ રડે છે સીતાના વિયોગમાં માથા પછાડે છે આખું એ ઓડિયન્સમાં કરુણ વાતાવરણ છવાઈ ગયું છે બધાની આંખમાં આંસુઓ છે કરુણ દ્રશ્ય કરુણ ભાગ પણ એમાં કોઈક એકાદો એવો પ્રેક્ષક જોનારો બેઠો છે એ રામચંદ્રજીને જોઈને એમ કે એને એમ થાય અરે આ તો અમારા ગામનો છગન્યો છે અને જોને શું રડે છે એની ઘરવાળી ક્યાં કોઈ લઈ ગયું છે એની ઘરવાળી એ બેઠી બેઠી ઘેરે ગાંઠિયા ગાય આ તો દિંડક કરે છે આ તો ખોટો છે તો ઉલટાનો એને કરુણ ભાવ જગ્યા એ દાંત કાઢશે સાવ ખોટું ખોટું રોડે છે એને ભગવાનની રામ લીલાનો રામચરિત્ર કોઈ સ્વાદ આવશે નહીં ઉલટાના બધા કરુણ રસમાં ડૂબ્યા છે એ એકલો બેટો દાંત કાઢશે કારણ કે એને કોણ દેખાય છે એને છગન્યો દેખાય છે એના ગામનો છગન્યો એને સાહિત્યની અંદર મિથ્યા પ્રતિ શબ્દ કયો છે જોવાની દ્રષ્ટિ ખોટી છે એટલે એને કોઈ રામચરિત્ર સ્વાદ આવતો નથી હવે કોઈ બીજો એવો બેઠો છે એ નાટક જોવે છે લીલા રામલીલા જોવે છે એને એમ થાય છે અરે આ બોલો છે છગન્યો ફણ વાળો શું અદા કરે છે શું રામને ચરિત્રને ન્યાય આપે છે શું કરુણ ભાવ લાવે છે શું એક્ટિંગ છે હાવ ભાવ એની આંખના એના મુદ્રાઓ એના શબ્દો એનો હોઠનો થોથવાદ આહા છે છગન પણ અદલ અભિનય કરે છે એ સરખાઈમાં કરે છે રામને છગનની એક્ટિંગને એને સાદશ્ય પ્રતીતિ સાહિત્યમાં કહી એક્ટિંગમાં એને લુભાણ છે ને મન છે ઓળખે છે પાછો છગન અને પાછો સરખાવે છે સાદશ્ય પ્રતીથી કરતો જાય છે અદાકી ઉપર એને આમ આફરીન છે એટલે શું થાય છે આમ એકાગ્ર થઈ જાય છે સ્થિર થઈ જાય છે જોયા કરે છે પણ એને રામચરિત્રનો કોઈ સ્વાદ આવવાનો નથી કારણ કે એને છગન જ દેખાય છે પણ જે બીજા લોકો બેઠા છે અને જે કરુણ વાતાવરણમાં ડૂબી ગયા છે એને છગન મગન બધું ભૂલી જાય છે એને તો જાણે અત્યારે જ રામચંદ્રજી છે અને અત્યારે જ સીતાજીનું અપહરણ થયું છે અત્યારે જ કરુણ પ્રસંગ ઘટ્યો છે એવા ભાવમાં તાદાત્મ્ય એકતા સાધે છે ત્યારે એને રામચરિત્રનો આસ્વાદ આવે છે જેને સાહિત્યમાં યથાર્થ પ્રતીતિ કહી હવે રસ જરે છે એ જ વાત મૂર્તિ પૂજામાં લગાડો જે મૂર્તિને જોઈને મંદિરમાં આવીને એમ જોવે આ તો પેલો પથ્થર છે આ તો ચિત્રામણ છે આ તો કાષ્ટની મૂર્તિ છે આને બધા લોકો વળી થાળ ધરાવે છે ને આરતી કરે છે સ્તુતિ કરે છે ને હાથ જોડીને ઉભા છે આ શું બધું ગાંઠ છે આ તો લાકડું છે આ તો પથ્થર છે તો આપણે એને થાળ ધરાવશું કે આરતી કરીશું તો એ શું કરશે દાંત કાઢશે આ તો લાકડું છે આ તો પથ્થર છે એને જોવાની દ્રષ્ટિ ખોટી છે મિથ્યા પ્રતી છે પણ કોઈ એવો હોય મૂર્તિને જોઈને કે વાહ મૂર્તિ શું બનાવી છે શું નેત્રો છે શું મુખના હેભુત મનમાં રમી જાય એવી છે મન ટેકો જેવી છે મન શાંત થઈ જાય છે ધ્યાન કરવામાં ઉપયોગી છે તો એનું મન એકાગ્ર થશે કારણ કે સાદૃશ્ય પ્રતીતિમાં છે મન એકાગ્ર થશે પણ ભગવત સ્વરૂપનો આસ્વાદ એને ક્યારે આવશે જે બીજા છે એ લાકડું જોતા નથી પથ્થર જોતા નથી પણ શું જોવે છે સાક્ષાત મારો એવા ભાવ એને સ્તુતિ કરે છે પથ્થર માને તો હાથ જોડીને કેમ સ્તુતિ થાય મ્યુઝિયમ માં કોઈ સ્તુતિ કરે છે ભાઈ અહિયાં કેમ કરે છે અહીંયા એ પથ્થર લાકડાનો બધો જ ભાવ ભૂલી જાય છે ઘણા લોકો રડતા હોય છે કેટલી વિનવણી કરતા હોય છે યથાર્થ પ્રતીતિથી દર્શન કરે ત્યારે ભાવ જરે છે કાષ્ટિત બધા જ ભાવ કાઢી અને સાક્ષાત ભગવાન બેઠા છે એમ માનીને જે દર્શન પૂજન સેવન કરે એની આગળ મૂર્તિ સાક્ષાત બોલવા માંડે એની સાથે વાતો કરવા માંડે આપણા માટે જે ખોટ હોય તો એ આપણને આ યથાર્થ પ્રતીતિ નથી થતી એટલે પણ જે કેવળ ભગવાન સાક્ષાત બિરાજમાન છે એમ દર્શન કરે છે તો એની સાથે મૂર્તિ વાતો કરવા માંડે છે નાચવા માંડે છે ગાવા માંડે છે ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવું માનનારા એવો ભાવ જાગતો હોય ત્યાં વડોદરા પાસે કલાલી ગામ છે ત્યાં પ્રેમાનંદ સ્વામી રહેતા આજે પણ ત્યાં લાલજી છે દર્શન આપે છે એ પ્રેમાનંદ સ્વામી લાલજીની પાસે બેઠા બેઠા હાથમાં સારંગી કે સરોજ લઈ અને શ્રીજીના કીર્તનો ગાય અને એવો ભાવ જાગે એ સ્વયં લાલજી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈ અને પ્રેમાનંદ સ્વામીની આગળ નાચે એ નાની નાની પગની ઘુઘરીઓ વાગે કેળનો કંદોરો વાગતો હોય અને ચપટી ગાળતા જતા હોય નાના નાના વાંકડીયા વાળ જુલ્ફા ઉછળતા હોય અને પ્રેમાનંદ સ્વામી ગાતા હોય બાલ સ્વરૂપ ઘનશ્યામજી લાલજી નાચતા છે મૂર્તિની સામે જોઈને ગાય છે પણ મૂર્તિ પથ્થર નહી મારો શ્યામ બેઠો છે બંગલે મેં ઘૂં ઘરું બાજ બંગલે મેં ઘૂરું બાજ નાચત સુંદર શ્યામ રાધિકા ના ના ના ના ના ના ના ના ના ના નાચત સુંદર શ્યામ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ છૂમ બંગલે મેં ઘૂં ઘરું બાજે આજ સ્વામી ગાતા હોય છૂમ છૂમ છૂમ છૂમ મહારાજ ઝાંઝર વગાડતા હોય નાચતા આ સાક્ષાત ભગવદ્ ભાવ છે એ દ્વારિકાના મંદિરમાં મીરાબાઈ બેઠા હોય મૂર્તિ આમ દૂર હોય મીરાબાઈ હાથ લાંબા લાંબા કરીને કહે કે અરે શ્યામ મારાથી રિસાયો છો કેમ બોલતો નથી કેમલા લીધા છે મારા પ્રાણ પીડાય છે મારા વિરહની તને કાંઈ પડી નથી તું નઠોર થયો છો નિર થયો છો અને મીરાબાઈ ગાવા માંડે લકડી જલ કોયલા ભાઈ અને કોયલા જલ કે રાખ में अभागन ऐसे जली के न कोयला भई न तो प्रेम दिवानी में रो दरद न जाने कोई दरद की मारी मैं बन बन डोलू बेद मिलो नहीं कोई दर्द की मारी मै बन बन डोलू वेद मिलो नहीं कोई मीरा की तब पीर मिटे जब वेद सावारी हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने कोई અમને કેવા ઘણી ગાય અને દ્વારિકાધીશ ની મૂર્તિ માંથી શ્રી કૃષ્ણ નીકળે અને મીરા મીરા કેતા મીરતા બથ ભરી જાય યથાર્થ મારો શ્યામ બેઠો હે મૂર્તિ પથ્થર નથી મૂર્તિ તો સાક્ષાત પ્રભુ છે એનો મહિમા છે આ શાસ્ત્રો અને એ માર્ગના આપણે ઉપાસિત છીએ સુર મીરા તુલસી મીરાબાએ જે રીતે ભગવાન ભજ્યા છે પ્રેમાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામી જે રીતે ગાયા છે ઉપાસના કરી છે એ માર્ગ આપણો વલ્ભાચાર્ય ભગવત સ્વરૂપના રસને પામશો શ્રીજી મહારાજ આ વચનામૃત એ જ કહે છે કે સાક્ષાત ભગવાન બિરાજમાન છે એમ સમજો ભાગવત રામાયણ પણ એ જ કહે છે ભાગવતનો એકાદશ સ્કંદો સત્યાવીસ મોજા ઉપર સરસ વિવરણ કરે છે એકાદ સ્કંદના બારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે ત્યાં આઠ પ્રકારની મારી પ્રતિમાઓ છે એમ ભગવાન નિરૂપણ કરે છે શૈલી દારૂમયી લોહીપ્યા લેખ્યા ચ શૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટિસ્કૃત આઠ પ્રકારની પ્રતિમા છે કાષ્ટની ધાતુની પથ્થરની માટીની રેતીની ચિત્રની મણીની મનોમય એટલે માનસી પૂજામાં આપણે જે મૂર્તિ ધારીએ છીએ એ મૂર્તિ આવી આઠ પ્રકારની મૂર્તિ એમાં સાક્ષાત ભગવાન બિરાજમાન રહે છે એમાં પાછા બે પ્રકાર છે ચલ અચલે દ્વિવિધા પ્રતિષ્ઠા જીવ મંદિરમ બે પ્રકારની મૂર્તિઓ છે ચલ અને અચલ આ અચલ મૂર્તિ અચલ એટલે પછી હેરવી ફેરવી ન શકાય એક જગ્યાએ પ્રતિષ્ઠા થઈ અચલ મૂર્તિ છે ચલ મૂર્તિ જે નાના ઠાકોરજી છે ચલ છે એને તમે જ્યાં લઈ જવા હો ત્યાં તમારી સાથે આવે છે એ ચલ આ અચલ મૂર્તિ છે એમાં પણ પાછા બે વિભાગ છે એક એવી મૂર્તિઓ કે જેની રોજે તમારે આવાહન વિસર્જન કરવાનું સવારે આપણે નિત્ય પૂજા કરીએ છીએ તો એમાં આ ગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ કરીશ્યામી સદા સન્મુખો ભવ એમ કહો એટલે મૂર્તિમાં ભગવાન સાક્ષાત આવીને બેસી જાય પછી મોબાઈલ ઉપર વાત ના થાય પછી આડોળું ના જોવાય પછી ક્યાં મરી ગઈ રસોડામાં કઈ નથી મર્યાદા પછી કંઈ ન થાય પછી ખોળામાં છોકરું બેસાડીને રમાડાય નહીં મારો શિવલાલ ભાઈ પૂજા કરવા બેસે છો ને ભાઈ સંતો આવીને બેસતા ને એમાં એક દિવસ સંતો અદ્વૈત ઉઠી ગયા એટલે પછી ધ્યાનંદ સ્વામી ને સાંખ્યાનંદ સ્વામી બોટાદમાં પૂછ્યું એને શિવલાલ પૂછ્યું કે આજ કેમ વચ્ચે થી ગયા તો કે તમે રૂડા રૂપાળન નથી બેસતા લખપતિ છો એટલેજી નું આહવાન કરો છો શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ અને સાક્ષાત આવીને બેસે છે એટલે અમે દર્શન કરવા માટે બેસીએ છીએ પણ આજ તમે કામદાર સાથે થોડી ગોડાઉનમાં માલ ક્યાં નાખો એની વાત કરીને જેવી ચર્ચા કરી એટલે ઠાકોરજી એટલે કે શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ ઉઠીને વયા ગયા એટલે પછી અમારે તારી પાસે બેસીને શું કરવાનું હવે એક જિંદગીમાં એક વાર ઠાકોરજી પછી વિસર્જન કરવાનું સ્વસ્થ દેવ છ પૂજા માદાય મામકી કામ પ્રસિદ્ધિ અર્થમ પુનરાગમનાય આ બધા મંત્રો શીખી લેવા જોઈએ સાધુ પાસે સાક્ષાત મૂર્તિ આવે છે પણ જે પાછી બીજી મૂર્તિઓ એવી છે જે ઘરમાં પધરાવી હોય નાના સ્વરૂપો બધા તો એકવાર પ્રતિષ્ઠા થઈ ગઈ આથી ઉતારી બિરાજમાન કર્યા પછી આવાહન વિસર્જન રોજ કરવાનું હોય નહીં તો આવી રીતે ભગવાન એ મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન રહે છે પ્રતિષ્ઠા જીવ મંદિરમાં મારું નિવાસ સ્થાન છે ભાગવતમાં ભગવાન કહે છે અખંડ બિરાજમાન એ જ વાત આ સિક્ષટી અડસઠમાં વચના મૃતમાં શ્રીજી મારે કહે છે કે પરમેશ્વરે પોતે આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય એ મૂર્તિ અષ્ટ પ્રકારની કઈ છે એ આઠ પ્રકારની મૂર્તિમાં ભગવાન સાક્ષાત પ્રવેશ કરીને બિરાજમાન રહે છે એ જ વાત કરે છે અખંડ બિરાજમાન છે ભગવાન અખંડ મૂર્તિમાં બિરાજમાન રહે છે એ સાચું પણ એની થોડી શરતો છે શ્રીજી મહારાજના શબ્દો જ વિચારવા જેવા છે પરમેશ્વરે આજ્ઞા પોતે આજ્ઞાય કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે શ્રીજી મહારાજે જે મૂર્તિ પધરાવાનું ચલણ કર્યું હોય જે મૂર્તિઓ પધરાવાની આજ્ઞા કરી હોય પૂજવાની આજ્ઞા કરી હોય શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એવા સ્વરૂપો પધરાવે મન ગણત નહી એટલે શબ્દ વાપરો છે પરમેશ્વરે પોતે આજ્ઞાય કરીને જે સ્વરૂપ પૂજવા આપ્યું હોય કારણ કે મંદિરો છે તો ઉપાસના મૂળ સ્ત્રોત છે એમાં ગરબડ ન ચાલે અને સમજીને આ અડસઠમાં વચરામાં શબ્દ પ્રયોગ કર્યો છે પરમેશ્વરે પોતે આજ્ઞાએ કરીને જે સ્વરૂપ જે મૂર્તિ પૂજવા આપી હોય હું એક્ઝામ્પલ આપું એમાં બધું તમારે સમજી જવાનું માણકીય ઘોડી ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન છે એમાં કોઈ વાંધો છે પણ કોઈ કાલે દાયો કોઈ કાલે સવાર એવો થાય અને મંદિરના મધ્ય ખંડમાં માણકી ગોળીની સરસ ધાતુની આરસની મૂર્તિ સરસ બે ત્રણ ફૂટની ઊંચી બનાવે રૂઢી રૂપાળી અને પધરાવે પછી આરતી સેવા પૂજા શરૂ કરે તો એ શાસ્ત્ર પ્રમાણે નથી સમજાય છે આપણે જેમ વિચાર આવે એવું ના પધરાવી દેવાય એટલા માટે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું છે એની પાછળનો મર્મ છે કે ધર્મવંશી આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે આપણે મોટે ભાગે આચાર્યશ્રીના હાથે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરાવાય છે પણ કોઈ કારણવસાત કોઈ સંજોગો વસાત આચાર્ય મહારાજશ્રી આવી ન શકે કે ન આવી શક્યા કે ન પહોંચી શક્યા તો પ્રતિષ્ઠાની વિધિ થઈ જાય પછી ગમે ત્યારે એમના હાથે એક આરતી ઉતરાવવાનો આગ્રહ રખાય છે એની પાછળનો એક મર્મ છે કે કોઈ મન ફાવે તેવી મૂર્તિઓ ઉપાસના સ્થાનમાં પધરાવી ન દે પ્રતિષ્ઠાઓનો બીજો અર્થ એવો છે કે એને પ્રૂવ કરવું એને પ્રમાણિત કરવું કે ના બરાબર છે નહીતર એમાં બધું ઘણું બધું ઘૂસી જાય એટલે શાસ્ત્ર પ્રમાણે ને ભગવત આજ્ઞા પ્રમાણેની મૂર્તિઓ હોવી જોઈએ આપણે ત્યાં બધી સમાજોમાં ધાર્મિક સમાજમાં જે મૂર્તિઓ પધરાવાય છે એમાં એક જે જે અવતારો થયા છે એમના સ્વરૂપો પધરાવાય છે બીજું કે આ બ્રહ્માંડમાં જુદા જુદા જે સ્થાનો છે એમાં જ્યાં જ્યાં જુદા જુદા દેવતાઓ બિરાજે છે ભગવાન જુદા જુદા રૂપે બિરાજે છે એમનું ભગવાને ઋષિઓને દર્શન કરાવ્યું છે અને ઋષિઓને આજ્ઞા આપી છે એ વાત શાસ્ત્રમાં ઋષિઓએ લખી છે એ લખેલા સ્વરૂપ પ્રમાણે સ્વરૂપો બનાવાય છે અને મંદિરોમાં પધરાવાય છે એટલે મૂર્તિઓ ચતુર્ભુજ હોય દ્વિભુજ હોય ગણેશજી હોય હનુમાનજી હોય જે તે સ્વરૂપો હોય એ આપણા કાલ્પનિક નથી ભગવત દર્શન કરેલા ઋષિઓના અનુભૂત સ્વરૂપો છે એટલે કાલ્પનિક મૂર્તિઓ મંદિરોમાં ચાલે નહી મહારાષ્ટ્રમાં થોડા વખત પેલા એક જણા ક્રિકેટ રમતા ગણપતિ બનાવ્યા હતા એવી શાસ્ત્રમાં નથી તો ન ચાલ્યું લઈ આવો પ્રેસ માંથી સીધી છપાયેલી મૂર્તિ લઈ આવો અને પૂજા કરવા માંડો એમ ન ચાલે એનું વેદ વિધિ પ્રમાણે એની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ ત્યારે એ ભગવાન સ્વરૂપ પૂજ્ય થઈ જાય છે એટલે શબ્દ વાપરે છે પ્રાણ પ્રતિષ્ઠા શું લખે છે પ્રાણ પ્રતિષ્ઠા જે મા શરીરની અંદર પ્રાણ આવતાની સાથે આખું શરીર ચેતનવંતુ થઈ જાય છે પછી એને કોઈ બીજું કહી શકતું નથી એને દરેક ક્રિયાઓ કરે છે જોવે છે હસે છે બોલે છે પ્રાણ આવતાની સાથે એવી જ રીતે એ પ્રતિમાની જ્યારે વેદ વિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે મંત્રોચ્ચારથી આવાહન પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે ભગવાનની એ આરસ ની દેખાતી મૂર્તિ પણ સાક્ષાત ચેતનવંતી બની જાય છે ભલે આપણે જોઈ ન શકતા હોય પણ સાક્ષાત એમાં બિરાજ છે સાદી વાત તમને કહું પાંચસો નીકળ રૂપિયાની નોટ છે કાગળના ટુકડા થી વિશેષ કઈ છે બજારમાં હજાર રૂપિયાની નોટ નીકળી જાય પછી તમે વેચવા જાઓ તેનો એક પૈસો કોઈ આપે હજાર રૂપિયા કરી નાખવું કાગળનો એના ઉપર રિઝર્વ બેંક ગવર્નર એક સાઈન કરે કે આ પાંચસો ની નોટ ઓકે છે હજાર ની નોટ ઓકે છે બસ એ આટલો જ ટુકડો પાંચસો રૂપિયાની સાક્ષાત હજાર રૂપિયાની સાક્ષાત નોટ બની જાય ગવર્નર સહી કરે ત્યાં તો પછી વેદ વિધિથી ને વેદ મંત્રોથી ને મહાપુરુષોને હાથે પ્રતિમાઓને જયારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એ પ્રતિમા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કેમ ન બને પ્રતિષ્ઠા થતા જ સાક્ષાત ભગવાન બને સાક્ષાત રૂપ કરે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કહ્યું સુખદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા તેમ શાસ્ત્રમાં છે પુત્રેથી તન્મ કોણ પુત્ર અને કોણ પિતા શોક મૂકી દે વાત શ્રીજી મહારાજ અહીંયા કહી કે એક મોટા મોટા પુરુષ પણ જો જ્યાં ઈચ્છા કરે ત્યાં પ્રવેશ કરી શકતા હોય તો ભગવાન પ્રવેશ ન કરે મૂર્તિમાં અને એમાંથી ન જુએ શ્રીજી મહારાજે જગન્નાથ ની મૂર્તિમાં જાણે પ્રવેશ કરીને રહ્યા તો અમે એ મૂર્તિ કાષ્ટની જણાય પણ એનેત્ર કરી બીજી વાત કરી કે સમાધિનિષ્ઠ પુરુષ હોય એ પણ બીજાના શરીરમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે સર્વને જુએ છે તો પછી ભગવાન ન મૂર્તિમાં પ્રવેશ કરીને સર્વને દેખે શંકા છે મહારાજ લીંબલી પધાર્યા હતા બહુ મજાનો પ્રસંગ છે એ વખતે ત્યાં એક અજરામરજી જૈન મુનિ હતા લીંબલીમાં એ બહુ વિદ્વાન હતા એની ખ્યાતિ પણ ઘણી હતી તો મહારાજ ત્યાં લીંબલી પધાર્યા મૂળજી શેઠને ત્યાં મહારાજ નું अजरा मे जैन मुनि ने खबर पड़ी के स्वामीनायण आयामजी शेठ हिमजी शेठ चापसी शेठ तलक्षी शेठ य चार शेठिया आगे वनता बोला तब जाओ स्वामीनायण ने मारी पास बोलाई आ तो, के के? तो के भगवान थी ने पूजाय से मैं यू भगवानपू बंद करव है ના રાજી થઈ ગયા બધા બહુ સારું કે તમે બરાબર ના એમને લઈ શકશો તમારા જેવા કોઈ વિદ્વાન નથી અને એની બોલતી પણ થશે પોલ ખુલશે તો ચારે શેઠિયાઓ ધોતિયાની પાટીલીઓ હાથમાં પકડી રૂમઝુમ રૂમઝુમ કરતા મુરજી શેઠ આવ્યા મહારાજ બેઠા છે મુળજી શેઠ બેઠા છે એમાં આજુબાજુ એને દૂરથી કઈ બહુ ભાવિક લોકો હશે બે પટેલ ખેડૂતો એ નામ સાંભળીને મહારાજના દર્શન આવેલા પેલી વાર કોઈ ભગવાન કે છે ને કોઈ આમ છે ચલો ને આપડે દર્શન જઈએ શું છે એમ એ બિચારા ભાવથી આવીને સારું નિર્દોષ પહેલી વાર એ મૂળજી શેઠ ને ત્યાં ખોલતા ખોલતા આવી ગયા બેઠા હતા મહારાજ એની આગળ બધી વાતો કરતા એમાં આ ચારેય શેઠિયાઓ આવ્યા મહારાજ કીધું આવો આવો શેઠિયાઓ આવો બોલો તો કે સ્વામિનારાયણ અમારા જૈન મુનિ અહિયાં બિરાજે છે હા બહુ સારું ગામ હોય ને બધા હોય તો કે એમ નહીં એ બહુ વિદ્વાન છે હોય વિદ્યા હોય વિદ્વાન હોય બધા હોય પણ એ તમને બોલાવે છે કે જો સ્વામિનારાયણ અહીંયા આવે તો મારે એમની સાથે થોડી ચર્ચાઓ કરવી છે તમે ભગવાન થઈને પૂજાવ છો એ વિશે જ કંઈક ચર્ચાઓ કરવી છે તો તમે આવશો મારે કે આ હૈલા હાલો કંઈક ઉધાર તો હતું નહીં ભાઈ ઉધાર બંધ છે એવું બોડ તો માર્યું નહોતું હાલો એટલે મૂળજી છે સાથે પેલા બે પટેલિયા આવ્યા એને કીધું તમે ચાલો પટેલિયા કે આ સ્વામિનારાયણ છે એ ખરેખર ભગવાન છે કે પછી એ એવા ભાવ થી જ હતા એટલે કે ચાલો એને એમ થઈ ગયું કે આપડે ખાતરી બારોબાર થઈ જાય અને આપડે તો શું ઓળખાણ કરાવી શકીએ ઓળખી શકીએ ભગવાન છે કે નહીં આપણને કોક કે આ ભગવાન છે તો આપણે મોથું મૂકી દીધું ભગવાન છો ઓ વિદ્વાન હમણાં એને ભેખડે ભરાય તો ખબર પડી જાય એટલે એમ નઈ મારા હારે લીધા કુશળ ડોક્ટર હોય તો બે ત્રણ જણા ને તપાસતા જાય ને ઘણા કુશળ વાણંદ હોય મેં મુંબઈમાં જોયેલા હવારે નીકળીને જતા હતા રેલવે એક વાંદ બેઠો ત્રણ જણા બેસા એકને હાબુ લગાડતો જાય ઓયલા ને ગળી મારતો જાય ઓલાને મેં જોયું હતું ને ઓલા કે હાબુ લગાવી ગળતું થાય ને એમ એનો આઈડિયા હાચો કહેવાય આવ્યા જૈન મુનિ જ્યાં બિરાજતા હતા ત્યાં મહારાજ આવ્યા આસન આપ્યા મહારાજ બેઠા પટેલિયાઓ બેઠા મુળજી શેઠ બેઠા સીધું જ શરૂ કર્યું હજરામરજીએ બહુ મજાનો પ્રસંગ હો એટલે જૈન મુનિ કે સ્વામિનારાયણ તમે ભગવાન થઈને પૂજાવ છો ત્યાં વેશ કાઢે ભગવાન ન થવાય જેમ ગામડે ગામડે ભવાઈઓ રામ લક્ષ્મણના વેશ કાઢે છે અને કાનગોપીના વેશ કાઢે છે એમ તમે ભગવાનનો વેશ કાઢીને ખરો છો પણ વેશ કાઢે ભગવાન ન થઈ જવાય તો શ્રીજી મહારાજ કે મુનિજી ભગવાન કેવી રીતે થવાય એ શીખવાડો તો કે તમારા ધર્મગ્રંથોમાં એવું લખ્યું છે તમારા કે ભગવાન હોય એ સર્વાંતરિયામી હોય ઘટઘટનું જાણે બધાનું જાણે તો અમે આ પાંચેય જણા બેઠા છીએ આ ચાર અમારા છેઠિયા અને પાંચમાં હું અમારા દિલનું તમે કહી દો તો અમે માન્ય તમારામાં કાંઈક ભગવાન પણ છે મહારાજ કે મુનિજી જો હું કહીશ ને તમારા અંતરની વાત હું કહી દઈશ તો તમને એમ થશે અને લોકમાય કહેવાય છે કે સ્વામિનારાયણ તો જાદુ કામણ ગારા ટુ છે એટલે કામન ટુમણથી આ બધું કહી દીધું હશે એટલે તમને પ્રતીતિ નહીં આવે એટલે મુનિજી કહે એમ તમે છટકવા માગો છો છટકવાની આ તો હકીકત છે હું તમને કહી દઈશ તો તમને એમ જ થાય છે કે જાદુ કામન મંતર ટૂમણ કર્યું છે એને મેલી વિદ્યા કંઈ હશે ને એવું બધું થઈ જતું હશે હું નથી ઓળખતો તમે નથી ઓળખતા ખરું તો કે હા આ બે માંથી તમે જેને પસંદ કરો ને એ તમારે પાંચે કહી દે જો બે થી જેને પાચન કરો એ તમારે કહી દે પાંચે જણાનું કેવું પાંચે જણા નું લીંબલી ઠીકરું થઈ ગયું આવી તો ખબર આવું ઓપ્શન આવશે એટલે ઘડી તો વિચારમાં ચડી ગયા પછી બોલો બોલો પછી એક પટેલ ને જો હાઉ બિચારા ભોળા ને જેવા લાગ્યા વિદ્વાન ઓળખી જાય ને એ ચહેરા પંડિત હોય ચહેરો જોઈને ઓળખી જાય આના અકલ કેટલી છે આ મને થોડી થોડી ખબર પડી જાય તમે કથા સાંભળો ને આમાં એમાં કોઈ આંખ કેવી રીતે મારી જોવે એમાં મને ખબર પડી જાય મારા એટલા ટકા અક્કલ છે એ પછી આમ જોતો હોય પણ એનો કઈ ટપો પડતો ન હોય એટલે ભોળા જેવા પટેલ ને એમ આંગળી કરી કે બસ આ પટેલ બતાવે મહારાજ કે પટેલ આ પાંચે જણા કહી દો મહારાજ મને મારી ખબર નથી પડતી હવે હું એનું શું કઉ મહારાજ કે કેમ ખબર ન પડે અરે બાબા કઈ ખબર પડતી નથી મને અને તમે મને ક્યાં એની એટલે તમે જાણશો મહારાજ એમ કેમ થાય આખ્યો બીજો આખ્યો જે સેકડા વીચી આખો શક્તિ બદલાઈ ગઈ પામાં પ્રવેશ કર્યો એક એક નું આખી બાદ મીંડા કેવા અજરા જોઈ રહ્યા એમાં હિમજી શેટ નો વારો આવ્યો એટલે પટેલ બોલે છો હિમજી શેઠ તમે એક વાળની સ્ત્રી જાઓ છોના તમે એક વાળાની સ્ત્રી રોજ છાનામાના જાઓ છો અને ત્યાં પૈસા આપવાનો વધાર કરો છો પણ હજી સુધી પૈસા દીધા નથી એવો તમારો દિલ વિચાર છે હિમજી શેઠ તો કાપો તો લોહી નીકળ્યો કારણ કે જૈન મુનિ પહેલા મોટાથી બેહતા હોય મોટા શ્રાવક થઈ અને અહીંયા તો આવું નીકળ્યું પણ સૌથી ગભરાણા જૈન મુનિ કારણ કે ન્યાય ચોખું થોડું હોય એટલે એમ જ છે એમ કે મુનિજી મારું જાણી ગયા મુનિ આગળ મારું હવે શું રહેશે પણ મુનિ મૂં જાણે મારું કેશો ન રહેશે અને આવ્યો અજરા મરજી નામ અજરા મરજી અને ભાઈ પટેલ બોલ્યા મુનિજી રાજુ તો નહીં કહું તમારી મર્યાદા રાખીશ પણ તમે બહુ મોટા થઈને પૂજાવ છો મુનીના ધર્મોનો ઉપદેશ આપો છો પણ તમે અપાસરાને ખૂણે હજાર રૂપિયા ડાંટ્યા છે એ કાઢીને દાનપુણમાં વાપરી નાખો તો તમે મુનિના ધર્મ બરાબર પાયા કેવા છો એમ કહીને આખ ઉઘાડ નાખ્યા હતા એવાનો પટેલ થઈ ગયા થોડી વાર તો પિન ડ્રોપ સાઈ લેજો જમવા બે જાય કેવાનું શું છે કે જેના પ્રતાપે એક સામાન્ય માણસ પણ અંતરિયામી થઈ જતો હોય તો એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન આપણે આવાહન કરીએ અને મૂર્તિમાં કેમ સામે આવી બિરાજમાન ન થાય અને આપણી પ્રાર્થનાઓ આપણી મનની ભાવનાઓ આપણી પૂજા અર્ચના એનો સ્વીકાર કેમ ન કરે એ વચનો ખોટા નથી કે મૂર્તિ એ પાછા નથી સાક્ષાત પ્રભુ છે ઘરમાં મૂર્તિ પધરાવો ને ભાઈ મારી તો તમને ભલામણ છે એને એ તમે પાંચ જણા કુટુંબમાં હો ને તો મૂર્તિ ઘરમાં મંદિર નાનકડું કર્યું હોય ને એને છઠ્ઠું સભ્ય ઠાકોરજીને બનાવો છ જણા થયા હતા એવી જ રીતે એની પાછળ ખર્ચા કરો એવી જ રીતે એમને જમાડો એવી જ રીતે સાક્ષાત બિરાજમાન છે અને આપણને તો શ્રીજી મહારાજ પાછા કહીને ગયા છે કે જે જે મૂર્તિઓ પધરાવેલી છે એમાં હું સાક્ષાત રહીને તમારા બધો જ મનોકામના પૂર્ણ કરીશ એ શ્રીજી મહારાજ ગરડામાં જુનાગઢ બ્રહ્માનંદ સ્વામી દૂર મોકલી અને પછી અંતરધ્યાન થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ એમણે જે કરુણ વિલાપ કર્યો અરે મને આમ છેતરીને જવાય આટલી દયા ના આવી પાતળીએ હેરા પ્રાણ રે બેની મારા પાતળીયે હેરા પ્રાણ મારો એવો સો દોષ છે મહારાજ કે તમે આવી રીતે મને તર છોડીને વ્યાઈ ગયા એવો વિલાપ થયો ગોપીનાથજી મહારાજની મૂર્તિ માંથી મહારાજ પ્રગટ થયા અને દરબારમાં બિરાજતા માનવ દેહ એવા ઉમરા ઉપર ઉભા હતા આજે પણ એ ઉમરો એવી જ રીતે સાચવવામાં આવ્યો છે કે જ્યાં મહારાજ ઉભા થયા પ્રેમાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે ગાય અને એવા લીન થાય કેટલાય લોકો આજુબાજુ બેસી ગયા હોય અને પ્રેમાનંદ સ્વામીના પ્રેમાનંદિયો જોતી નથી વડતાલ હરિકૃષ્ણ મહારાજ ના દર્શને રામ પ્રતાપભાઈ મોટાભાઈ જાય એ પગથિયા મંદિર ચડે અને હરિકૃષ્ણ મહારાજ ચાખડી પહેરી ચટ કરતા સિંહાસન પગથિયા ઉતરે મધ્યમાં બે ભેટી પડે અને પછી હજારો લોકો દર્શન કરે અને મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં પાછા સમાય છે અમદાવાદમાં એક પ્રાણ વલ્લભ હરિભક્ત હતા જેનો એક ઘટના નિષ્કુળાનંદ સામે ભક્ત ચિંતામણીમાં લખી છે ગોદાવરી ગયા એનો પ્રસંગ આ પ્રસંગ તમે કદાચ નહીં સાંભળવા બહુ મજાનો દિવ્ય પ્રસંગ એ પ્રાણવલ્લભ હું બહુ ભક્તિભાવ એને બહુ પણ એકવાર એને વિચાર થયો કે મારે એ મંદિરે હવે માથું મોકવું અને એ મંદિરની ઠાકોરજીની સેવા પૂજામાં જોડાવું કે જે ઠાકોરજી મારી પાસેથી પ્રગટપણે હું રોજ હાર લઈ નીકળું અને હાર આમ માગી લે લાય પ્રાણવલ્લભ લાલ તારો હાર મારા ગળામાં પહેરાય એ મૂર્તિઓને હું માનું એટલે રોજ સવારમાં હાર ગૂંથે અને અમદાવાદમાં ઓલે છેડેથી શરૂ કર્યું એક નાના મોટા મંદિરે જાય બેસે મૂર્તિ કઈ માગે નહીં સામે ઉભા રહીને વિચારે આ મૂર્તિ જો માગે હાર માગે ને આપે તો હું એનો ચેલો થઈ જાઉં એનો ભગત થઈ જાઉં એમ હજી જ્યાં વિચાર કરે ત્યાં નરનારાયણ દેવ બોલે પ્રાણ બોલો તારો હાર લાવે તારો હાર લાવે તારો હાર અને એ પ્રાણવલ્લભભાઈ સ્વામિનારાયણના સત્સંગી થયા પછી એની એક ઘટના નિષ્કુળાનંદ સામે ભક્ત ચિંતામણીમાં લખી છે આવી બોલતી મૂર્તિઓ પ્રગટ ભગવાન પ્રગટ કલ્યાણ ઘણા લોકોને છે ને આપણે આ પૂજા અર્ચના થાય એમાં હજી કદાચ ઘણાને બહુ નથી વાંધો આવતો પણ થાળ ધરાવો ને એમાં એને બહુ તકલીફ થાય બહુ એટલે બહુ પેટમાં દુખે એને એટલી બધી ટીકાઓ કરે અન્કુટ કરે ત્યારે તો એને બહુ દુઃખે ઘણા લોકો અંકુટના દિવસે તો માંદા પડી જાય છે તત્વચિંતકો બીમાર પડી જાય છે તે વાત બધા ગીત ગાય કરશનદાસ માણેક અને એવા આક્ષેપો કરે હવે જે ખાય છે એને કોઈ ખવડાવતું નથી ખાતો એની ઢગલા કરે હવે વેલા બધા હોય ને તો એને એમ થઈ જાય સાચી વાત છે જે ખાય છે એટલે તમે અમને કોઈ દેતું નથી અને જે નથી ખાતા એની આગળ ઢગલા કરે છે આગળ લાંબુ કરશો તો ખાઈ લેશું જે ખાય છે એને કોઈ દેતું નથી ખાતા એની આગળ ડગલા કરે છે આવા આક્ષેપો કરે છે ભાઈ ખાય છે ને એની ધર્મ સંસ્થાઓ જમાડે છે હોનારત થઈ હોય ને તકલીફમાં સમાજ પીળ્યો હોય ને ત્યારે ધર્મ સંસ્થાઓ જે જમે છે ને એને જમાડે છે અને તમે જેને કહો છો નથી જમતો એને જમાડે છે એમાં શું કામ વાંધો લ્યો છો એવા આફતગ્રસ્ત લોકો પાછા જયારે ભોજન લઈને જવાનું હોય ત્યારે તમને દહ વાર ટેલિફોન કરે તે માણ હોગ્રામની પૂરી દઈ જાઓ છો ખાય છે એનું કોઈ જમાડતું નથી એવા આપતકાળમાં ધર્મસ્થાન આપણા દેશમાં જો આવદાવ અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રના અન્નક્ષેત્ર એ બધા જે ચાલે છે ભાઈ એવું એક વિશ્વમાં અન્નક્ષેત્ર તો ગોતી દો કે જાતિ પાતીના ભેદભાવ વગર હો ગમે જ્ઞાતિ જાતિનો આવે એ જ રીતે જમવા મળે એવા અન્નક્ષેત્રો ક્યાં છે આપણે ધ્યાન છે ને બધે જમે છે એને જમાડે છે તમે જેને કહો છો નથી જમતો એની આગળ જમાડે છે એમાં પેટમાં ચૂક ના ઉપાડો ભગવાન જમતો નથી આપણે કે ભાઈ જમે છે તો કે જમે છે તો ઓછું કેમ નથી થતું ભાઈ ભગવાન જમે અને ઓછું થઈ જાય તું ભગવાન શેનો ભગવાન ભગવાન પણ જઈએ છે જમેન છે તે ઓછું ન થાય જમેન ઓછું થઈ જાય તો હું તું મુવાલી થયા એ જમે તોય છતાં ઓછું ન થાય એ તો ભગવાન નું ભગવાન પણ હાથ અડ્યા અને વર્ષા થાય કેમ વંથલી મહારાજ બેઠા તો કલ્યાણભાઈ મનમાં સંકલ્પ થયો શ્રીજી મહારાજ પાસે મોટા મોટા માણસો બોલાવી આવું અને એમને જરાક શ્રીજી મહારાજ કઈ પરચો બતાવે તો બધા સત્સંગી થાય હું એકલો છું મન મનનું જાણી મહારાજે કીધું કલ્યાણભાઈ બોલાવો બધા એને થોડી વાર અને વાતો કરી મહારાજ પછી મહારાજ કે બધા પટેલ હવે ભગવાન નું કરો તો કે સ્વામીનારાયણ તમારી વાત સાચી પણ ભજન કરવા રહીએ તો આ કમાણી કોણ કરે ખેતી કોણ કરે તો છોકરા ભૂખે મરે ખાઈએ કોણ ફિલોસોફી જો આખો થી માળા લઈને બેસી જવાના હોય તો આ અમારે ખાવું શું માળા લઈને બેસીએ તો મારે ખાવાની ચિંતા છે તો કે કલ્યાણભાઈ આ કોઠી નું કાઢી નાખો અરે મારા જેની અંદર અર્ધો મન દાણા હોય તો કાઢી નાખો હાણું અને કાઢ્યું ધંધુ વાડ ધંધુ રોપ્યો ઓશ્રીમાં ઢગલો થઈને ફળિયામાં પટેલિયા ને કે હેજ હે હેજ આ બધો ભગવાન છે એ તો ચાહી કરે સ્વામીનારાયણ અમારા થી તમારા નિયમ ધરમ ન પડાયો હા એમ કરી ભગવાન જમે અને ઓછું ન થાય એ ભગવાન નું ભગવાન પણ છતાંય ભાઈ એક વાત એવી છે શાસ્ત્રોમાં બધું કયું હોય છે માણસો આપણે છે અને સરસ મજાની જલેબી અત્યારે રસપુરી શ્રીખંડપુરી પાત્રા બધો હોય બે ત્રણ જગત કઠોળ બટેટાવાળા ને બધું લાવીને થાળી તમારે દેખાડીને પછી લઈ લે તો તમને શાંતિ થાય તમે કયો બહુ ભૂખ લાગે તો લઈ લે રાજી થઈ જાઓ માનવાશનંતી મનુષ્યો ખાય ત્યારે જ તૃપ્તિ નો અનુભવ થાય વાતો કરીએ સૂંઘિયે કઈ ન થાય આલો તમને શિકંડ શુંગાડે એના શું થાય માનવા અશનંતી માણસો ખાય ત્યારે તૃપ્ત થાય પિતૃઓ પિત્ર ન અશનંતી જીગ્રંતી પિતૃને તમે જયારે શ્રાદ્ધ કર્મ વૈદિક વિધિ પ્રમાણો તમે ખોરડા ઉપર જે બધા ખીરના લોંદા ઉલાડી નાખે છે વાય બાજ એ બધું કાંઈ નથી તો પેલા કાગડાના બચ્ચા પાળવા પોષવાની વાત છે નાખો એનો વાંધો નહીં પણ મંત્રો ચારથી બધું થાય તો વૈદિક વિધિ છે પછી કે અમારા બાપાની ગત નથી થતી થાય ક્યાંથી એના નારાયણ બલી જેવા શ્રાદ્ધો સત્સંગી જીવનમાં બધા ગ્રંથોમાં સત્સાહિતોમાં કીધા છે અને શિક્ષાપત્રીમાં પણ કીધું છે પિતૃ શ્રાદ્ધ કરવું અખ્તરડાયા હોય ને એ આપણે સત્સંગી પિત્રો પિત્રો સાત કશું કરવાનું આવે જ નહીં આપણે સર્વોપરી ના ઉપાડ્યા પણ આમાં કીએ છે આપણો બાપો અને તમારા બાપા છે ને એ ભલે એકાંતિક હોય પણ ક્યાં હલવાઈ ગયા કોણ જાણે છે એટલે આ શાસ્ત્ર વિધિ છે ક્યાંક અટકી રહ્યા હોય ક્યાંક ધોતીઓનો છેડો અટકાય રહ્યો હોય તો નીકળી જાય વયા જાય પછી અને હમણાં એક ભાઈ વિધિ કરાવ્યો એમના પંદર વર્ષ પેલા એમના બાઠા માનતા નહોતા પણ બાકીને બેઠા જો શું કરું કે તમે કોણ છો હું તારી બા છું પાછળ ઘરવાલા બોલે હું તારી બા છું એમ કેમ ઘરવાળા કેવું બા બીજું અને હવે પૂછવું પડે એટલે કીધું કે તમે બા જો ખાતરી શું મને કોને કંઠી બાંધી તો તને મૂડીના સંત કંઠી બાંધી હવે ક્યાં જાય બધું આખું ઈસ્ટ જે પૂછ્યું બધું કીધું તો તમે કેમ રહી ગયા તો મનતારામ હે તો મહારાજ આવ્યા હતા મને તેડવા આવ્યા માણકી ગોળી લઈને આવ્યા હતા પણ મનતારામ વાસના રહી ગઈ કે મારા છોકરાનો એકલો છે શું થાય તો હું અટકી રહી એટલે રહી ગઈ તો મહારાજ વ્યાઈ ગયા વ્યાઈ ગયા આજે પંદર વર્ષથી રહું છું આંટા મારું છું સારું છું ત્યાં કર્યું મારે હવે બસ મારી મુક્તિ થાય છે મહારાજી પાસે જાઉં છું લો જય સ્વામિનારાયણ કંઈ મારી વ્યા એટલે અખટરડાયા ન થવું પિતર ન અશનંતી જીગ્રંતિ પિતૃ શ્રાદ્ધ કરો જે તમે હવે જે કઈ મૂકો ને તો એ ખાય નહીં સુગંધી તૃપ્ત થઈ જાય આપણે તૃપ્ત થાય પિતૃ સૂંઘીને તૃપ્ત થાય શાસ્ત્રોમાં કીધું છો પિતર ન અશનંતી જીગ્રંતિ સૂંઘે તૃપ્ત થઈ જાય દેવતા ન અશનંતી દ્રષ્ટવે તૃપ્યંતિ નહીં તમે મૂકો દ્રષ્ટિ કરે તૃપ્ત થઈ જાય વાહ મારો ભક્ત મારા માટે કેટલું લાવ્યો છે કેટલું કહ્યું છે આમ નજર એ અન્નકોટમાં એ ભાવ છે દ્રષ્ટવે જાત જાતના પકવાનો ઠાકોરજી કહેલો મેં બધું એને આપ્યું છે મને અત્યારે કેવું અર્પણ કરે છે અરે ભાઈ ઠાકોરજીની વાત જવા જે સમ્રાટ હોય લોકો સોની હોય તો સોનું મૂકે ખેડૂતો ફળ મૂકે ચીબડા મૂકે ટેટી મૂકે બધું મૂકે વાળા આવે તો એનું કઈ મૂકે પછી વાઘરી લોકો દેવપૂજક આવે તો એ મૂકે મૂકે પણ એ મૂકે સમ્રાટ ખુશ થઈ જાય નહીં તો તમે કેળા ની મૂકો એટલે સમ્રાટ ને ખાવા માંડે કેવું અને તમે વસ્ત્રો મૂકો તો સુધી ઓઢવા માંડે પહેરવા માંડે ખાવા માંડે કાંઈ ઉપયોગ કરે એના ચરણમાં મૂકો પછી બધું આમ પગેથી એમ હળસેલી દિય તોય તમને એમ થઈ ગયા આપણું પહોંચી ગયું અને રાજાને સમ્રાટને એમ થઈ ગયું કે મારી પ્રજા બહુ વિવેકી છે કેટલું કેટલું આવ્યું કેટલું કેટલું આવ્યું પછી ભલે ને એના સેવકો બધું તોડીને ખાઈ જાય પણ રાજા ત્યાં ખાય છે કેળું પપૈયું સુધારીને ખાય છે કાંઈ પણ તમે મૂક્યો એક કરંડ્યો સરસ રત્નાગીરી આપુસ કે ગીરની અસર કેસર કેરી મૂકી તો રાજા તરત તૃપ્ત થઈ જાય વાહ અને હા ખાલી આવા નવા કેટલાક પાસે દેવ પાસે રાજા પાસે દસ્યુ જ ગોતી રાખે છોકરાને વાપરવા પચાસ રૂપિયા નોટ આપે ઠાકોરજી ને દસ્યુ લે ઠાકોરજી રાજી થાય છે ઠાકોરજી કે બેઠો બેઠો લોખંડ હોઉં છું આ દસ્યુ આનું આ એકસો વાર આવ્યું છે ઠાકુરજી જોવે છે ભાઈ બધું જોવે છે પણ એ દ્રષ્ટવે ત્રુપ્યંતિ જે આપો સમ્રાટ બેઠો હોય આપો જોઈને રાજી થઈ જાય બધું ધ્યાન રાખે ને કોઈને શું મૂક્યું અમલદારે ક્યાં અમલદારે શું મૂક્યું ક્યાં ગામના પટેલે શું મૂક્યું મૂકે રામ જરોખે બેઠકે સબકા મુજરા લેત જૈસી જિંદકી ચાકરી વૈસા ઉનકો દેત ઠાકોરજી જોવા માત્રથી તૃપ્ત થાય છતાંય ભાઈ રાજા આવો છે જોઈને તૃપ્ત થઈ જાય છે ખુશ થઈ જાય છે પણ એનો નાનો બાબલો આવી અને બાપુજીને વિનંતી કરે જે એકાદું ફળ હોય એ પોતાને ખાવું હોય પછી એમ કે પપ્પા તમે થોડુંક ખાવ પછી હું ખાવ અને ખૂબ ગળે વળગીને આગ્રહ મંડે કરવા તો સમ્રાટ રાજા સમ્રાટ ચક્રવર્તી હોવા છતાંય બાળકના પ્રેમ આગળ થોડુંક કેળું ખાય કે ન ખાય એમ ઠાકોરજી છે ને એ ભલે દ્રષ્ટિથી તૃપ્ત થતો પણ મારો તમારો ભાવ એવો જાગી જાય ને તો ઠાકોરજી કોળિયા ભરવા માંડે એમાં જરાય પેલી અતિશક્તિ નથી ગઢડામાં જીવ નાની ઉંમર ઠાકોરજી લાલજીની પૂજા કરે ને યબલ બાપુને એમ છે કે અમારી દીકરીઓ અત્યારમાંથી આ ભક્તિ માં વળગી હતી એવું વળી આ મૂર્તિ શું છે ભક્ત ચિંતામણી પ્રસંગ લખ્યો છે નિષ્કુળાનંદ સ્વામી એટલે એભલ બાપુએ કીધું કે મોટા થાવ ત્યારે ભગવાન ભજ્યો અત્યારે આમાં વળી બધું શું એવું છે અને જો હું આમાં કઈક ભાળું તો સાચું માનું ત્યારે સવારનો પહોંચે જીવુબાઈ દૂધનો કટોરો ઘડાયો છે અને એભલ બાપુએ કીધું છે આવો મૂર્તિમાં શું ચમત્કાર છે તમે આને લઈ બેઠા છો ત્યારે જીવુબાઈએ દાદા ખચરના બેન એમણે પ્રાર્થના કરી પીવો મહારાજ તમે પીવો રોજ ગ્રહણ કરો છો પણ આજ મારા બાપ દેખે એમ ગ્રહણ કરો નહીં કટોરો ઉપાડ્યો એબલ બાપુ જુએ છો ઇતિહાસ ઘટના છે ગાટ ગાટ ગાટ ગાટ ગાટ દૂધ કટોરો પી એબલ બાપુના પગમાં ઘા કર્યો બાલ ભગવાને લે દરબાર મૂર્તિ ફોગટ નથી દુધું પીધું એ લાલજી અને એ કટોરો આજે પણ દાદાના દરબારમાં ગઢડામાં કેટલું અમૃત જેવું વચન માટે આપણને શીખવાડે છે આપણે એ પૂજા સવારની કરતા હોય દેવ મંદિરે જતા હોય દર્શન કરતા હોય ત્યારે આ બધું યાદ રાખીને જીવવા જેવું છે બીજી વાત કરી છે મૂર્તિ જે મનોમય છે એમાં પણ સાક્ષાત બિરાજે છે મનોમય માનસી પૂજામાં મનમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી કોઈને બોલાવા કોઈનો ખર્ચો નહીં આંખો મિચીન બેસો ઠાકોરજીને ધારો અને ચંદન પગ દબાવો ચણ દબાવો પંખો નાખો મોંઘા મોંઘા તમે ફળ ફૂલ આઈસ્ક્રીમ જમાડો સાક્ષાત બિરાજ કરગરીને માનસ પૂજામાં પ્રાર્થના કરો સાંભળી લો સાક્ષાત બિરાજે છે પેલા લોભી વાંડિયાની વાત છે માનસી પૂજા કરવા બેઠો હતો ખીચડીમાં ઘી નાખતો હતો માનસી પૂજામાં પ્રગટપણે પેલા નાખીને આમાં ક્યાં તારા બાપાનું જાય છે આમાં ક્યાં ખર્ચો આવવાનો છે આમ ભક્તિ વાળો હશે પણ હવે લોભી પ્રકૃતિ એટલે આવું છે ભગત ઘણા બહુ હારા થઈ જાય બધી વાત હોય પણ મૂળ પ્રકૃતિ જાય નહીં એટલે ઘણા બહુ એમ આડા કરવાની હળી કરવાની નડવાની ટેવો હોય છે ઇંગ્લેન્ડના રાજા છે ત્યાં ક્યાં ખોટ છે આ બહુ આદત છે મનોમય માનસી પૂજાની મૂર્તિ પણ પ્રગટ સાક્ષાત ભગવાન બિરાજમાન છે ત્રીજી વાત કરી અખંડ રહે છે મહારાજે તો આઠમી નવમી મૂર્તિ ગણાવી દીધી આઠ પ્રકારની પ્રતિમા અને સંતના હૃદયમાં ભગવાન સાક્ષાત બિરાજમાન રહે છે મહાપુરુષદાસજી સ્વામી જુનાગઢ ગોપાળાનંદ સ્વામી ના શિષ્ય રહ્યા પછી જુનાગઢ ગુણાતી પાસે નામ સાંભળ્યું છે ને એવા સમર્થ મહાપુરુષ જેવું નામ એવા જ ગુણ એવા સમર્થ હતા થપાટ મારીને સમાધિ કરાવી દે કોઈ ડબડબ કરી લાફો મારી સમાધિ કરી નાખ એવા મહાપુરુષ દા એનો કપિલ્ય એનો સાધુ હતા બસ એનો ખેપિયો કદાચ ઘણી વાર પોતે છે ને કોઈ પૂછે ને તો તરત કપિલ્યા ને કે કપિલ્યા હા જાઓ સમાધિ કરીને મહારાજ પૂછી આવો એ સમાચાર લેવાનું ટપાલી નું કામ કરે એટલે એનું નામ ખેપિયો રાખ્યું હતું વાહ વા મહાપુર મહાસ વૃદ્ધ માજી મહાપુરદાસ સ્વામીનો બહુ મહિમા બહુ ભાવ એટલે પેલાના જમાના બધા રેટી હાથે કાચતા કાપડ વણતા ખાદીનું એટલે માજી દર વર્ષે ખાદી હાથે કાતે હાથે વણે અને એનો પના પડતા એ પ્રમાણે કરી અને એક ચાદર બનાવી અને હરિભક્તો પાસે સ્વામીને ઓઢાડાવે પૂજન કરાવે અને સ્વામી પણ એનો ભાવ જાણી અને એ ચાદર રંગાવી ઘેરુમાં અને ઓઢે સ્વામી આટલી બિચારા હાથે આટલી મહેનત કરીને કરે છે એટલે એના ભાવ પ્રમાણે સ્વામી પછી એ ચાદર ઓઢે એનો રોજનો વર્ષો વર્ષો દર એક વર્ષમાં આવું ઓઢાડે એક વખત રાત્રે રેટીઓ અચાનક અજવાળું થયું મહારાજ પ્રગટ થયા શ્રીજી મહારાજ માજી ગરે મહારાજ ધન્યભાઈ ધનગડી દર્શન હું તો ભાગ્યશાળી થઈ મહારાજ કે માજી આ તમે સ્વામીને આ ચાદર ઓઢાડો છો ને એના માટે તમે આ સેવા કરો છો ને એટલે હું રાજી થઈને દર્શન દેવા આવ્યો તો હા હા મહારાજ એ તો એનું જ ફળ હોય ને બીજું શું હું બીજું શું તમને બીજું કરી દઉં પણ મહારાજ કે માજી મારે તમને એક વાત કેવી છે કયો ને મહારાજ કે તમે જે આ ચાદર વણો છો ને આ એનો પનો ટૂંકો રાખો છો દોઢ દોઢ હાથનો રાખીને પછી વચ્ચમાં હાંધો કરો છો અને એવી રીતે ત્રણ હાથની કરો છો હા મહારાજે બીજું શું કરું આમ હરકો પનો ન થાય તો હાંધો કરીને જ કરવું પડે તો કે થોડો જેટલો થાય ને એટલો પનો લાંબો કરો અને વચ્ચે હાંધો ન આવે નિયમ ચાદર બનાવો કા મહારાજ તો કે મહાપુરુષ દ્વારા ઓઢાડો છો એનો હાથો બરાબર એટલે તમે હાધો વચ્ચે ના આવે એમ કરો અમને કષ્ટ થાય છે સાક્ષાત રહ્યા છે પણ મારી વાત એક કડવી હંમેશા હોય છે એ એ છે કે ભગવત સ્વરૂપ થઈને સૌને પૂજાઈ જાઉં છે પણ એ ભગવત સ્વરૂપ સંતના લક્ષણ શું હોય એ કોઈને ધ્યાનમાં લેવા નથી એટલે હું બહુ વિશ્લેષણ નહીં કરું જમાનો બહુ ખરાબ છે પણ હું તમને નામ આપી દઉં એ વચના પર તો ઘેરે જઈને વાંચી લેજો તમને એમાં દીવા થઈ જશે પ્રથમનું સત્યાવીસમું પ્રથમનું સાડત્રીસમું પ્રથમનું પિસ્તાલીસમું અને અંત્ય પ્રકરણમું વચન ઘેરે વાંચી લેજો કે જેને હૃદયમાં સાક્ષાત ભગવાન રહે છે સંત સંતની રીતે માનવા જોઈએ આદર આપવો જોઈએ પૂજવા જોઈએ પછી તમે આડેધડ બધાને લઈ લો કે આમાં કોઈમાં છે જ નહીં તમે જેટલા માયના હોય એમાં જ હોય એમ પણ ન હોવું જોઈએ પણ અષ્ટ પ્રકારની મૂર્તિની સાથે સંતમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે હવે જે પરમેશ્વરે પોતાની આગ્રાહે કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને બિરાજમાન રહે છે તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તેમ મૂર્તિની પણ રાખવી જોઈએ અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની મર્યાદા પણ રાખવી જોઈએ તો એ તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે કે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ભિતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી ત્યારે પરમહંશોએ કહ્યું જ્યારે ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય પછી સંત બોલ્યા એનું કલ્યાણ નહીં થાય અષ્ટ પ્રકારની પ્રતિમા એમાં ભગવાન અખંડ છે મૂર્તિને પાષાણની જાણે પથ્થરની જાણે ભગવાનના સંતોને બીજા માણસ જેવા જાણે આવો જેને નાસ્તિક ભાવ છે તો એને ભગવાનનો નિશ્ચય નથી અને એનું કલ્યાણ પણ થતું નથી કારણ કે કોઈ મર્યાદા સંતની રાખતો નથી ભગવાનની મૂર્તિની સામે પણ મર્યાદા રાખતો નથી મૂર્તિઓની મર્યાદા હોય છે મૂર્તિ આગળ ખડખડા ઢસવું નહીં મૂર્તિ આગળ પગ કરીને લાંબા બેસવા નહીં આ બધી મર્યાદાઓ છે પ્રત્યક્ષ બિરાજતા હોય એ રીતે ભાવ રાખીને મૂર્તિઓનો આદર પણ હવે જેને એના નાસ્તિક ભાવત છે પથ્થર જાણે છે એના સંતોને ભગવાનના ભક્તોને તમામ ભગવાનના ભક્તોને એને કેવા જાણે છે માણસ જેવા કે પેલો છે એવો આ છે આવી જેની નાસ્તિક બુદ્ધિ છે એને ભગવાનનો નિશ્ચય જ નથી અને કલ્યાણ પણ નહીં થાય નિશ્ચય કેમ નથી તમે જુઓ તમે જ્ઞાન માર્ગી હો કે ભક્તિ માર્ગી હો તમે સાકારવાદી હો કે નિરાકારવાદી હો વેદ ઉપનિષદ એક વાત તો કહે છે ઈશાવાચમ ઈદમ સર્વ યતીન ચગત્યામ જગત ભગવાન સર્વાંતર્યામી છે બધામાં બેઠો છે બરાબર છે બેઠા છે ને બધામાં બેઠા છે તો એને મૂર્તિમાં ભગવાન છે એવો ભાવ થતો નથી ભગવાનના ભક્તોમાં ભગવાન વસેલો છે એવો એને ભાવ નથી એનો અનાદર કરે છે એની સામે ગમે ત્યાં ફેલફિતુર કરે છે અવજ્ઞા કરે છે હવે જેને ભગવાનના ભક્તોમાં સજ્જનોમાંય ભગવાન નથી દેખાતો તો સામાન્ય માણસમાં દેખાવાનો છે સામાન્ય માણસમાં નથી દેખાવાનો તો પશુ પક્ષીઓમાં દેખાવાનો છે એક બાજુ સર્વ અંતર્યામી ભગવાનને નિરૂપણ કરે છે અને બીજે બાજુ એને જીવંત જે પ્રાણીઓ છે એમાં પણ ભગવાન દેખાતો નથી અને ભગવાનનો ડર રાખતો નથી પાપ કરતા બીતો નથી તો એને સર્વ અંતરિયામી પણ ભગવાનને જાણ્યા જ નથી ભગવાનનું સ્વરૂપનો નિશ્ચય જ નથી કારણ કે ભગવાનનું સ્વરૂપ જો જાણ્યું હોય જીવમાં ઉતર્યું હોય તો શિયા રામય સબ જગજાની કર હું પ્રણામ જોર જુગપાણી એને તો અંતરિયામી દેખાતો નથી તો એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ જ નથી થઈ નિશ્ચય એટલે શું ઓળખાણ જ નથી વાતો કરે છે પણ ઓળખાણા નથી હવે ભગવાન ઓળખાણા નથી તો એનું કલ્યાણ પણ ક્યાંથી થાય પછી ભલે એ સંન્યાસી થઈને ભગવા કપડાં પહેરીને બેઠા હોય ગીતા ભાગવત ઉપનિષદ ઉપર વાતો કરતા હોય પણ એને નાસ્તિક ભાવ છે સારંગપુરનું છઠ્ઠું મધ્યનું આઠમું મધ્યનું છઠ્ઠું સારંગપુરનું આઠમું એમાં શ્રીજી મહારાજે કહ્યું છે જેને નારદ સંતિકી ના વચનમાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે પ્રતીતિ નથી તો એ મનમુખી ને કેવળ નાસ્તિક છે શાસ્ત્રોમાં તો આપણે હમણાં જોઈએ કે ભગવાનના પર સ્વરૂપનું અવતારો સ્વરૂપોનું મૂર્તિ સ્વરૂપોનું અંતરિયામી સ્વરૂપનું બધું પ્રતિપાદન છે એને મૂર્તિઓ સાથે વિરોધ છે ભગવાનના ભક્તો સાથે વિરોધ છે તો પાખંડ ભક્તિ કરે છે પાખંડ શું એનો અર્થ શાસ્ત્રોમાં કર્યો છે મર્યાદાઓનું ખંડન કરવું ઉલ્લંઘન કરવું એનું નામ પાખંડ અને આપણે તળપદીમાં લઈએ તો પાટ પાળવા જેવું હોય એનું ખંડન કરે એનું નામ પાખંડ હવે શાસ્ત્રોમાં તો કહ્યું છે ભગવાન અંતરિયા છે ભગવાન મૂર્તિમાં છે ભગવાનના અવતાર સ્વરૂપો સત્ય છે એની કથા કરે છે અને એનું પાછું ખંડન કરે છે એટલી પાખંડી છે અને એનાથીને સરળ તમને સમજાઈ જાય એવો તમને પાખંડનો અર્થ કહું દંભ અને પાખંડ આપણને સરખા લાગે છે ને દંભ શું છે માનો કે કોઈ સાધુ છે અને પોતાના જીવનમાં બહુ ત્યાગ વૈરાગ ધર્મ નિયમ આ બધું નથી છતાંય વધારે દેખાડે છે ધ્યાન ભજન તપ ત્યાગ વૈરાગ બધું દેખાડે છે એને શું કહેવાય એને દંભ કહેવાય પણ મૂળમાં તો દીક્ષા લઈને સાધુ થયેલો જ છે મૂળ સાચું છે મૂળ સાચું છે દીક્ષા લઈને વેદ વિધિયથી સાધુ થયો છે પણ ધર્મ જ્ઞાન તથ ત્યાગ વૈરાગ્ય એ પોતે સમાજને વધારે દેખાડે છે એને કહેવાય દં જે નથી એ દેખાડવું એને કહેવાય દમ પાખંડ શું છે હાથેક કપડાં પહેરીને અને સાધુ છે એમ થઈ જાય અને સાધુના કપડામાં રહીને પછી બધું દાન દક્ષિણા પૂજા એ બધું ગ્રહણ કરે મોક્ષ વાતો કરે એ પાખંડ છે આને મૂળમાં ખોટું છે ભગવાનની મૂર્તિઓ સાથે વિરોધ છે અંતરિયામી સ્વરૂપ સાથે વિરોધ છે શાસ્ત્રના વચનો સાથે વિરોધ છે અને પછી સત્સંગ કરાવતો હોય કે ભક્તિ કરતો હોય તો એની ભક્તિ પાખંડ ભક્તિ છે કરતાય હોય માનો કે મૂર્તિ પૂજામાં જરાય શ્રદ્ધા ન હોય પણ હવે આજીવિકા હોય પૂજારી તરીકે શું કરે તો પછી કરવાના જ છે અને મૂર્તિ પૂજા કરનારે તો બહુ ધ્યાન રાખવું પડે નહીતર મૂર્તિ પૂજા કરતા કરતા નાસ્તી જલ્દી આવે હવે આજીવિકા હોય માન સન્માન મળતું હોય કોઈ પંચ સારા મળતા હોય અથવા તો મૂર્તિ પૂજાને આગળ પધરાવી ને કરે તો લોકોના ટોળા આવતા હોય તો ઉપયોગ થાય છે તો એનું કલ્યાણ ક્યાંથી થાય એટલે જેનામાં મૂર્તિમાં અંતર્યામી ભાવમાં ભગવાનના ભક્તોમાં જેને ભગવત દર્શન સેજ પણ ઝાંખી જેવું દેખાતું નથી અને વિરોધ કરે છે નાસ્તિક ભાવ છે એનું કલ્યાણ થતું નથી મૂર્તિપૂજામાં એક નાનકડુંજી કહી દઉં મૂર્તિપૂજામાં રસ ન હોય કોઈને એવા મહાપુરુષો થયા છે રસ ન હોય એવું સમજાય પણ ખરેખર જે સાચા મહાપુરુષો થયા છે ને એને મૂર્તિ પૂજામાં માનો કર મૂર્તિમાં રસ નો પોતાની રીતે ધ્યાન કરતા હોય ભજન કરતા હોય જપે પણ કરતા હોય પણ મૂર્તિ પૂજા પ્રત્યે દ્વેષ ન હોય એનો એને વિરોધ ન હોય એને તમે મંદિરોમાં લઈ જાઓને તો ક્યાંય એ શામને પગ માથું ટેકવે ખરા એવા મહાપુરુષો હોય પણ મૂર્તિનો વિરોધ દ્વેષ વિરોધ અને અનઆસ્થા એ ખતરનાક બાબત છે મૂર્તિમાં જ ભાવ ઉડી જાય છે અને એ વાત અહીંયા શ્રીજી મહારાજે કરી કે જેને ભગવાનની મૂર્તિમાં નાસ્તિક પણ આવે એને એટલેથી નહીં અટકે એ તો જેનું ભજન સ્મરણ કરે છે એમાં પણ નાસ્તિક ભાવ આવશે ભગવાનના દિવ્ય બ્રહ્મપુર ગોલોકવાદિક ધામ એમાં પણ નાસ્તિક ભાવ આવશે નાસ્તિક ભાવ શું છે જ નહીં અને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પણ કાળે કરીને માયે કરીને કર્મે કરીને માનશે પણ ભગવાન વતે નહીં જ માન એવો પાકો નાસ્તિક થશે શરૂઆત ક્યાંથી છે મૂર્તિથી આ જાણવા માટે તમને ખાલી બનેલી ઘટના તમે બધા જાણો છો મોરબી ટંકારાના દયાનંદ સરસ્વતી યુવાન અવસ્થામાં એમને શિવલિંગ ઉપર ઉંદર ચડતા ઉતરતા જોયા અને એમને થઈ ગયું કે જે ભગવાન પોતે પોતાનું રક્ષણ ન કરતો એ મારું તારું શું રક્ષણ કરવાનું છે અને મૂર્તિમાંથી એની શ્રદ્ધા ઉડી આખું તમે જીવન જોઈ લ્યું અને સત્યાર્થ પ્રકાશ એમણે ગ્રંથ લખ્યો એમાં એટલી ભગવાનની મૂર્તિઓ ભગવાનના અવતારો રામ કૃષ્ણ સ્વામિનારાયણ બધાની એટલી બધી ક્લિષ્ટ ભાષા અશ્લીલ ભાષા જેવું કહી શકાય એવી ભાષાઓ એમણે ખંડન કર્યું ગાંધીજીને પણ કેવું પડ્યું કે ભારત વર્ષના એક આવા મનીષી પાસે આપણે આવી અપેક્ષા ન રાખી શકીએ મૂર્તિમાંથી શ્રદ્ધા ગઈ સાથે અવતારોમાં ભક્તિમાં ઉપાસનામાં નામ જપમાં બધામાંથી એમની શ્રદ્ધા ઉડી ગઈ બસ યજ્ઞમાં આસ્થા નિરાકાર ભ્રમ અને વેદ પ્રમાણે યજ્ઞ એક જ યોગ્ય છે બાકી બધામાંથી છેદ ઉડી ગયો એને આટલા કોરા થયા એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આવું નાસ્તિક પણ આવી જાય છે એનું કારણ કોઈ પૂર્વનું કર્મ છે કે પછી કુસંગ છે એનાથી આવું નાસ્તિક પણ આવી જાય છે પેલા તમે નાસ્તિકની વ્યાખ્યા મનમાં ફિટ કરો નાસ્તિક અને આસ્તિક આસ્તિક કોણ છે જે એક ભગવાન છે એ ભગવાન કરતા કર્મ ફળના જે પ્રેમથી કરે છે અને જે આ જગતના કરતા હરતા ભગવાનને નથી માનતો કાળ કર્મ માયા આદિક ને આ જગતના કરતા માને છે અને ભગવાનની ભક્તિ ઉપાસના જે વિરોધ કરે છે અને ખંડન કરે છે એ નાસ્તિક છે આવી નાસ્તિક વૃત્તિવાળા તો ઘણા છે પણ આપણને ઉપયોગી છે એવા થોડા ચારેક જણા છે ચાર વૃત્તિવાળા સંપ્રદાયો છે એનું તમે ટૂંકમાં થોડુંક કહી દઈશ એક છે શુષ્ક વેદાંતિ નાસ્તિક વૃત્તિવાળા બીજા છે જૈન સંપ્રદાય ત્રીજા છે નિરીશ્વર યોગ માર્ગ ચોથા છે નિરીશ્વર સાંખ્ય માર્ગ અને બીજા થોડાક છે એ છેલ્લે કઈશ શુષ્ક વેદાંતિ એ જ્ઞાનીઓ કહેવાય છે એ શું કે છે સર્વત્ર વ્યાપક એવું એક નિરાકાર ચિદઘન બ્રહ્મ છે એ જ એક સત્ય છે તમે કોઈની કથા વાર્તામાં જાઓ અને જો આવું નિરૂપણ આવે જે હું તમને કહું છું કારણ કે આવું મોટે ભાગે ઘણા કહેનારા છે આજે પણ એટલે આપણે આપણી જો ભક્તિ ઉપાસના અખંડ રાખવી હોય વેદ પ્રમાણે ભાગવત પ્રમાણે રામાયણ પ્રમાણે ગીતા પ્રમાણે તો સાવચેત રહેવાની વાત છે સાવચેત રહેવા માટે કીધું એવું પ્રતિપાદન કરે શુષ્ક્રહ્મ છે જ નહીં મિથ્યા છે કાલ્પનિક છે દેવતાઓ કાલ્પનિક છે ભગવાન કાલ્પનિક છે ભગવાન અવતારો કાલ્પનિક છે એ ભગવાન અવતારો ની મૂર્તિ પૂજા ઉપાસના એ બધું કાલ્પનિક છે એક સત્ય એવો હું છું સોહમ સોહંકા જપ કરના બસ બાકી મૂર્તિ પૂજા કરવાથી મૂર્તિ આગળ બેસીને કીર્તન ભક્તિ કરવાથી વંદન પ્રણામ કરવાથી કશું જ પ્રાપ્ત થવાનું નથી ગમે તેટલા ભક્તિના પદ ગાવ ગમે તેટલા તમે હનુમાન ચાલીસા ગાવ ગમે તેવી બીજી કીર્તન સુરદાસના મીરાપદના પદ ગાવ એમાંથી કાંઈ મળવાનું નથી આવું કહેનારા જે છે એ શુષ્ક વેદાંતિ છે એ શુષ્ક જ્ઞાની છે અને નાસ્તિક છે પણ આ લોકો નાસ્તિકતા ઓળખવી કઠણ છે કારણ કે વાતો ગીત ગીતા ભાગવત ઉપર જ કરતા હો અને બ્રહ્મ નિરૂપણ જ કરતા હોય જ્ઞાન નિરૂપણ જ કરતા હો એટલે નાસ્તિકતા ઓળખવી એ કઠણ છે એટલે પહેલાં વ્યાખ્યા યાદ છે એ શાસ્ત્રની વાત છે કે ભાઈ ભગવત ઉપાસના ભગવાન સર્વ કરતા હર્તા છે ભગવાનના અવતારો સત્ય છે મૂર્તિઓ સત્ય છે એ જે નિરૂપણ કરે એ આસ્તિક છે એનું જે ખંડન કરે એ નાસ્તિક છે કારણ કે ભગવાન પરમ સત્ય છે આ જગતનો કરતા છે એનું એ ખંડન કરે જગત જેવું છે જ નહીં કાંઈ અને ભાઈ ફિલોસોફી તો એવી છે દાર્શનિકની અંદર શાસ્ત્રાર્થ ચાલે ને તમારી સામે હાથી જેવો હાથી હોય ને તો શાસ્ત્રાર્થ કરવા બેસે ત્યારે તમારે હા પાડી જવી પડે હાથી છે જ નહીં આવો શાસ્ત્રાર્થ હોય છે હાથી છે જ નહીં તમારે એના સિદ્ધાંતો પ્રમાણે કબૂલ કરવું પડે કે બરાબર છે હવે કોઈ લક્ષણ થતું નથી એટલે હાથી નથી હા દેખાય છે તોય ના પાડવી પડે બોલો આને બુદ્ધિની કસરત કહેવાય એવી જ રીતે આ જગતનું નિરૂપણ કરાવે છે કે ભાઈ કઈ જગત જ છે ઈશ્વરો નથી અવતાર એ નથી બધું કાલ્પનિક છે એ હું છું આવા નાસ્તિકેટે ભક્તિ ઉપાસનાર મૂર્તિ પૂજામાંથી આપણી ભક્તિ ઉડી જાય ચરોતર નાવલી ગામ છે ત્યાં એક લાલદાસભાઈ પટેલ હતા બધી વાતે સુખી એક વાતે દુખ સંસારીઓને હોય ને સંતાન નહી સત્કર્મ વધારે કર્યા રાખે એમાં એક વિચાર થયો કે આજુબાજુના ગામડામાંથી બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવવું અને આશીર્વાદ મળે એકાદ દીકરો થાય તો આ ભાંજિયાપણા નું મેળું ટળે એટલે નાવલી ગામને પાદરે એટલે બ્રહ્મ ભોજન રખાયું અને આજુબાજુના બ્રાહ્મણો બધા નિમંત્ર ને ભોજન તૈયાર થઈને રસોઈ બરાબર ભોજન જમવાનો સમય થયો એ જ વખતે શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણિ રૂપે નાવલી ગામને પાદરા સદભાવથી કે ગમે તે રીતે સારા આશયથી સત્કર્મ કરો ને કોઈના ઈર્ષાથી કરો એમાં કોઈ ભગવાન ના આવે દેવા માટે પાછા પાડી દેવા માટેતુ હોવો જોલકંઠ વર્ણિ રૂપે શ્રીજી મહારાજ ફરતા ફરતા ત્યાં આવ્યા એ તો બેસી ગયા એક બાજુ જાડની નીચે લાલદાસ પટેલનું ધ્યાન ગયું એટલે એમણે યોગીરાજ જાણી બહુ આદર સાથે વિનંતી કરી પ્રભુ અત્યારે આ ભોજન તૈયાર છે આપ જમશો તો કે તમારી ભાવ હોય તો જમશું અને સરસ મજાનું ભોજન લાવ્યું મહારાજ મૂક્યું મહારાજ થોડું જીમા તૃપ્ત થયા શ્રીજી મહારાજ સામેથી લાલદાસ પટેલ ને કીધું પટેલ તમે બહુ પ્રેમથી અમને જમાડ્યા તમારા ભક્તિ ભાવથી મેં રાજી થઈ તમે જે સંકલ્પ કરીને સતત કર્મ કર્યું છે કે અમારે એકાદો દીકરો થાય તમને આશીર્વાદ આપીએ છીએ તમારે ત્યાં દીકરો થશે પણ સામાન્ય દીકરો નહી મુક્તા જન્મશે જાઓ મુક્તાત્મા સામાન્ય દીકરો નહીં મુક્તાત્મા મુક્ત પુરુષ તમારે ત્યાં ઉતારી લેશે જન્મ લેશે જાઓ લાલદાસ પટેલ ખુશ ખુશ થઈ ગયા તો મોડું ખુલ પતાશો હાકરનો ગાંગડો આવી ગયો જેવું થયું ને સામાન્ય જીવે મુક્તા જન્મ લેશે બહુ મહારાજ બહુ ધન્યભાગી થયો મહારાજ મહારાજ તો બસ ધીમે થઈ ગયા સમય જતા એને ત્યાં દીકરાનો જન્મ થયો નામ પાડ્યું કશિયાભાઈ હરી લીલા પ્રસંગ લખાયેલો છે કશ્યાભાઈ નામ પાડ્યું બાળપણથી ભક્તિ છે શ્રી કૃષ્ણનું ભજન કરે છે પ્રેમથી આનંદ યુવાન થયા હવે જાણજો સામાન્ય નથી ને કોણ છે મુક્તાત્મા એમાં એને એક સન્યાસીનો જોગ થયો ગામમાં આવ્યા હશે એમની પાસે થોડી બેસે એક બે દિવસ થયા હોય એટલે સંન્યાસી ત્રીજા ચોથે થાય પહેલાં તો બધી સામાન્ય વાતો થાય પછી આ ઉઠીને હાલતા થયા એટલે પૂછ્યું કે કશ્યા તું રોજ ઉઠ કે ઇધર યતે એટલે બોલે કે હું તો અહીંયા મંદિર છે ત્યાં દર્શને જાઉં છું ત્યાં દર્શને ચલો પથ્થરના સિંહ હોય પથ્થર ના બેસાડ બારસા કે ગમે ત્યાં આગળ એ સિંહ ને જોયા સંડે બાપરે ખાઈ જશે સિંહ કશિયા ભાઈ કે બાપજી આ પથ્થર છે ना से आ कई न करे पत्थरना शू करे तो भला मनस अंदर ये मूर्ति पत्थर नि शू दई देनी आ सीह भय नहीं तो ज्यादा कोई आश्वासन ही आना डर तो नहीं तो त्या प्रेम करने की शू जरूर है दी पत्थर में फेर से कशिय भाई की इतले सच्चिदानंद सर्वत्र निराकार भ्रम एक कही सत्य है सोहम का जब इससे कुछ नहीं मिलेगा કશિયા ભાઈ કે આ જ્ઞાન ઊંચું ધીમે ધીમે લખવું પડ્યું ગ્રંથમાં જો સંગતું બળકે જો કુસંગ કોને નથી લાગતો હવે એને લાગી જાય તો આપણને ન લાગે એટલે અગિયાર વાર નિર્વિકલ્પો બોલીએ છીએ ને એમાં લખ્યું કે વિમુખ જીવશે વદન છે કથા સુની નહી વાત વાતમાં પાડી દી અકશ્ય ભાઈ હાવ કોરા થઈ ગયા બસ જયારે જયારે સોહમ સોહમ સોહમ કરી રાખે સમય જતા ભગવદાનંદ સ્વામી આવ્યા નાવ અને આમનો પાછું એવું ને કોઈ સન્યાસી સાધુ આવે એટલે બેસેજી મહારાજ સંભાળીને હતા મુક્ત ને ગમે તેવો મળ્યું હોય પણ ધૂળ ચડે પણ કઈ લોખંડ થોડું થઈ જાય ભાઈ એને કાઠ થોડો ખાઈ જાય ભગવાદ આનંદ દિવસ રાત સત્સંગ કરાવ્યો ભાઈ સાંભળો એ બધી ધૂળ સંન્યાસી નાખી ઉડી ગઈ અને એવા પાછા ભક્ત થયા કે બીજા પર્વત કે નાસ્તિકના સંઘ આવું નાસ્તિક આવે છે એ છે શુષ્ક જ્ઞાનીઓ અને એવા જ્ઞાન કથનારા બહુ છે તમારે તો ચેનલોમાં એવા આવતા હશે અને જ્યાં ત્યાં પછી ચાતુર્માસ હોય ત્યારે ઘણા એવા કરનારા હોય છે ઘણા એવા સંખું છું તમે ભજન કરતા હોય ને તરત કરો કરો એ ભક્તિ જાળવી હોય તો આપણે જાળવવાનું એનું કરે આપણે આપણું કરીએ બીજા છે જૈન સંપ્રદાય આ તો ભાઈ બેઝિક વાત છે એમાં કરવાનો કોઈનો વિવાદ કે વિરોધ તો છે નહીં એ વેદમાં એમની માન્યતા નથી એ જગતને અનાદિ માને છે આ જગતમાં કોઈ કરતા હર્તા છે જ નહીં એટલે કોઈ એવો અનાદિ પરમેશ્વર છે એવું જૈન સંપ્રદાય માનતા નથી એટલે ઉપાસના મોક્ષ કઈ રીતે મળે કર્મ ઉપર કર્મ ખપી જાય નિર્જરા થઈ જાય કર્મ નિર્જરા એટલે મોક્ષ થઈ જાય એમની એની ફિલોસોફી એમને મુબારક આપણે ક્યાં વિરોધ છે ભાઈ એમની દયા અહિંસા એ તો આપણા વિશ્વમાં પોષણ કરેલી બાબત છે અને સંશોધનનો વિષય પણ એ જ છે કે દયા અને અહિંસા જૈન ધર્મો એ બીજા ધર્મો કરી છે આવી પડે એટલે કર્મ ખપી જાય એટલે મોક્ષ થઈ જાય હવે એમના ગ્રંથોમાં તો ભગવાન શ્રી કૃષ્ણને પણ સાતમાં નરકમાં નાખ્યા છે કારણ કે અહિંસા ધર્મ પાળનારા છે ભગવાન શ્રીકૃષ્ણ હિંસા કરાવી છે એટલે સ્વાભાવિક મહાભારતની લડાઈ નામ દઉં ને તો તમને બીજું થાય નામ નહીં દઉં મહાભારતની લડાઈ ઘન ઘોર ભયંકર યુદ્ધ એક માણસ બીજા માણસને કાપે અને શ્રીકૃષ્ણની હાજરીમાં કેટલો લોહી તરછો સમાજ પણ શું કરું શ્રીકૃષ્ણ હાજર હતા લડાઈમાં એટલે હું એના ઉપર કરી નથી શકતો બાકી મારા દિલમાં તો સાધુ દે આ ઉતરતું નથી ઉતરતું હોય શ્રી કૃષ્ણ છે એટલે હું આ કઈ નથી કહી શકતો પણ એમ એ તો બોલતા નથી પણ એ મનમાં એમ છે કે એને આ ખોટું કર્યું કેવાય એમ હવે કેમ સમજણમાં ઉતરે પરશુરામે નક્ષિત ક્ષત્રિ કરી એકવીસ વાર કરી અને ત્યાં કુરુક્ષેત્રમાં સૂર્યકુંડ એમાં એ ક્ષત્રિયોનું લોહી ભીર્યું અને પરશુરામે ઘોષણા કરી આમાં જે ડૂબકી મારે એનો મોક્ષ હવે તો ભગવાન આવતા અને જેણે જેને ડૂબકી મારી બધા મોક્ષ પોડી દીધો એ આપણે ન કરવા જવાય એ કરે એ તો ભગવત્તા છે ભાઈ પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ ભગવાનને સ્પર્શતી નથી ત્રીજા છે નિરીશ્વર જરૂરી છે જેટલું એટલું જો તમને કહીશો એટલે નિરીશ્વર યોગ માર્ગ ભગવાન ઉપાસના યોગ પ્રાણાયામ કરવા યોગ સાધના કરવા ઘણા મહાપુરુષો છે ઘણા સાધકો છે પણ ઘણા લોકો યોગ સાધના કરાવવા તમારે ટીવી ઉપર પણ આવે છે શિબિરો પણ રખાય છે ઘણી બધી સાધનાઓ ચાલે છે ધ્યાન શિબિરો ચાલે છે યોગ શિબિરો ચાલે છે એમાં ઘણા એવા છે જે નિરીશ્વર યોગ માર્ગ છે એટલે એને ભગવાનની ભક્તિ ઉપાસનાની કોઈ જરૂર જણાતી જ નથી મનને સ્થિર કરવા માટે બિંદુ કે કોઈ જ્યોતિ કે કોઈ પ્રતિક લો અને પ્રાણાયામ યોગ સાધના કરો મેડિટેશન કરો અને નિર્વિકલ્પ સમાધિ થઈ જાય એટલે મોક્ષ થઈ જાય છે શીખવાડવા વાળાને શીખવા હજી સુધી કોઈને નિર્વિકલ્પ સમાધિ થઈ નથી થવાની નથી આમને માલે છે પણ ભગવાનની પૂજા મૂર્તિ ઉપાસના એ છોડાવી દે બસ એ જબ તક કરોગે તબતક તુમ નિર્વિચાર નહીં હો અર્થ હિ હે તુમકો ખાલી કરના જે ભરી દીધું છે એ બધું ખાલી કરી નાખો એ જ જ્ઞાન છે સાચું અને યોગ કરાવે એવા યોગ માર્ગ થી પણ ચેતવા જેવું નહીતર આપણું તો થામ ફૂટી જાય આપણે શ્રીજી મહારાજ ગોપાલની ઉપાસના અને છોડાવીને જે નિર્વિકલ્પ સમાધિની વાત કરે છે આ તો કોઈક જાણકાર લોકોને ભવિષ્યમાં કામ આવે એટલે આ એક વાત કહી દઉં કે નિર્વિકલ્પ સમાધિની જે લોકો ભક્તિ ઉપાસના વગરના જે વાત કરે છે નિર્બીજ નિર્વિકલ્પ સમાધિ ત્યાંથી હકીકતે તો આપણી સબીજ સવિકલ્પ સમાધિ શરૂ થાય છે ભાગવતના બધા શાસ્ત્રો પ્રમાણે વચનામ્રત પ્રમાણે બ્રહ્મ સાથે પોતાના આત્માનું યજ્ઞ થાય અને પુરુષોત્તમની સાથે ધ્યાનમાં એકરસ થાય એ સવિકલ્પ અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં લીન થઈ જાય એ નિર્વિકલ્પ સમાધિ આ બે સ્ટેપ તો પછી બાકી રહે છે એ સુખદેવજી આદિકની બધી એ સ્થિતિઓ છે ભાઈ તો નિરીશ્વર યોગ માર્ગ છે એ પણ ભક્તિ ઉપાસના છોડાવે છે બીજા છે નિરીશ્વર સાંખ્ય માર્ગ સાંખ્ય શાસ્ત્ર એવું કહે છે કે પ્રકૃતિ એટલે કે માયા માયાનું આ બધું સર્જન છે એટલે બધું માયામય છે માયામાંથી જે કાંઈ આકારો થયા એ ઇન્દ્રિયો કરીને ગ્રહણ કરવામાં આવે છે આંખે કરીને જે કાંઈ જોવામાં આવે એ બધા આકાર માત્ર મિથ્યા છે જુઠ્ઠા છે ત્યાં સુધી સાંખ્યનો વાંધો નથી આ બધું ખોટું રૂપ અને આકૃતિઓ ખોટી કરવા માટે સારું છે સાંખ્ય સાંખ્ય એ આંખ છે પણ નિરીશ્વર સાંખ્ય વાળા એનાથી આગળ જાય છે શો ભગવાને કલ્યાણ માટે જીવોના કલ્યાણને અર્થે જે અવતાર ધારણ કર્યા હોય એમના રૂપ અને મૂર્તિઓને પણ મિથ્યા કહે છે આકાર માત્ર નાશવંત એટલે ભગવાનના આકારો પણ નાશવંત છે એનાથી કંઈ વળતું નથી શુદ્ધ ચૈતન્ય આત્મા છે એ પર્યાપ્ત છે આવો એ જ્ઞાન માર્ગ છે એ નિરીશ્વર સાંખ્ય છે એમનો પણ જો શાસ્ત્ર નો કે એવા વ્યક્તિનો યોગ થાય તો આપણને ભક્તિ ઉપાસનામાંથી પાડે છે બીજી બાબ તો તમારે હાલ સરળ છે જાણવા જેવી છે ઘણા લોકો નાસ્તિક એવી રીતે થઈ જાય છે આજના ધર્મ જગતના મંદિરોના તીર્થોસ્થાનોની જે અવ્યવસ્થા અંધાધૂંધીને ગેરવહીવટ કાવા દાવાને એ બધું જોઈને ઘણા નિયમ થાય કે આ ધર્મ જગતમાં આવું જ છે મંદિરોમાં બધે આવું જ છે તીર્થોમાં બધે આવું જ છે ક્યાંય જ જેવું નથી બધું જ છે સાદુઓ ભાર જે આ બધા સાફ થાય ને તો સમાજ સુખી થાય થાય છે હા મંદિરો તીર્થોની અવદશા અવસ્થા અવ્યવસ્થા જોઈને ઘણા નાસ્તિક ભાવ આવી જાય છે ઘણા લોકો છે આપણે હવે ક્યાંય જાતા નથી બધી બળી ઓલાણું છે આપણું ગલું વર્ણ ગલું આપણું ભજન આપણે કઈક કરવા જેવું હકીકત કઈ કરવા જેવું નથી નાસ્તિક ભાવ આવી જાય છે ભાઈ દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ સરખી મળતી હોય કે ન મળતી હોય પણ એમાં જે ગેરવ્યવસ્થા હોય એને દૂર કરાય સડાને દૂર કરાય પણ કઈ દવાખાનાઓ બંધ થોડા કરી દેવાય દવાખાનાઓ તો આરોગ્ય માટે જરૂરી છે ધર્મ સ્થાનોમાં ધર્મ સંસ્થાઓમાં કઈ તકલીફ થઈ હોય તો અવ્યવસ્થાને દૂર કરાય પણ મંદિરોમાં અખંડ રેવા જઈએ તો આપણા માટે ઉપયોગી વસ્તુ અને એક વસ્તુ સમજી લો કે તીર્થ તીર્થત્વ ક્યારે નથી જતું સોમનાથ કેટલા વાર મોહમ્મદ ગીરી ભાંગી નાખ્યા પણ સોમનાથ કયા જ નથી જતા નથી તીર્થો તીર્થત્વ જતું નથી આપણી પાસે ભક્તિભાવ હોય ને તો તીર્થ હોકારા કરે આપણામાં ભાવ ન હોય તો તીર્થમાં હોકારો ન મળે તીર્થ ત્યાં જ રહેશે ગરડા થી પોતાના ગામ ગયા સમઢિયાળા તો બધા ગેલા ત્યાં તો કાળો ઉનાળો હાલે છે ઘેલોય હું ગયો છે ત્યાં જઈને શું અરે કે ગેલામાં ના હવે પાણી શું નાયો તો કે ઘેલામાં પાણી હુંકાઈ ગયું છે કલ્યાણ થોડું હુંકાઈ ગયું છે હું ગેલામાં આળો કયો એની રેતીમાં આડોટ્યો જ્યાં મારા પ્રભુને પાંચસો પરમાનસો ને અનેક એકાંત ભક્તોએ સ્નાન કર્યો છે એના ચરણની રસ એ ઘેલો તીર્થરૂપ છે ઘેલો પાણી નથી પણ કલ્યાણ થોડું હુંકાઈ ગયું છે ગામડાના અભણ ખેડૂતને ખબર છે એ આજના ડિગ્રી ઉપર ડિગ્રીની એના માટે ડિગ્રી ચડી ગયું હોય એને ખબર નથી એને આ બધું જોઈને એમ થાય કે હવે બધું નકામું છે ને અવ્યવસ્થાઓ છે બધું કાંઈ નથી બધું શોષણના સ્થાન છે બરાબર હશે એ અવ્યવસ્થાને દૂર કરાય પણ આખી આપણે કાંઈ અહીંયા એક થોડલી થઈ હોય તો દડ દઈ હાથ થોડો કાપી નાખાય આટલી આંગળીની સારવાર કરાય મૂળ થોડું કાઢી નખાય મંદિરો મંદિરોની ઉપાસના ભક્તિ શ્રીજી મહારાજ કે તપ ત્યાગને ઓછા રખાવીને પણ અમે મંદિરો કર્યા છે શા માટે ભક્તિ ઉપાસના અખંડ રાખવા માટે એટલે મંદિરોની ધર્મસ્થાનોની તીર્થોની અવદશા જોઈને ક્યારેય નાસ્તિક થવું નહીં બીજી વાત છે ઘણા એ માનતા માની હોય અનેક પદયાત્રાઓ નરાયણ દેવની જે તે સ્થાનમાં કરી હોય જેતલપુર ની કરી હોય વડતાલની કરી હોય ગઢડા કરી હોય ને પોતાની માનતા પ્રમાણે કા દીકરો જોઈતો હોય કે કઈ જોતું હોય ને ન મળે પછી શું કે ખબર કઈ વળતું નથી ખોટા ધક્કા છે એક ડઝન જોડી ચંપલ તોડ્યા નક્કામું છે બધું કોઈ જાતો ને એને કે હું થાકી ગયો આ બધું કરી હવે બેઠો છું ઠેકાણે માનતા ન ફળે તો નાસ્તિક ભાવ આવી જાય એટલે મહારાજ કે સત્સંગ કરવો તો કેવળ પોતાના કલ્યાણ ને અર્થે કરવો પદાર્થ તો નાસવંત આવું થઈ ગયું ઘણા અને ત્રીજી બાબત એવી છે જીવનમાં અચાનક અણધાર્યું દુઃખ આવી જાય તો નાસ્તિક ભાવ આવી જાય એકનો એક દીકરો લાડ્યો હોય લાડકો થી મોટો કર્યો હોય અને મોટી ઉંમરે થયો હોય અને એ દસ બાર વર્ષનો ખૂટડો કેલૈયા કુંવર જેવો નાચતો હોય ને એમાં અચાનક એનું અવસાન થઈ જાય ત્યારે એને એમ થાય કે કેટલી સત્સંગ કેટલી સાધુઓની સેવા કેટલી મંદિરોની સેવા કેટલી રસોઈઓ કેટલું ભજન કેટલી માળાઓ તોડી નાખી અને ભગવાનને મારો જ છોકરો હાથમાં આવ્યો નાસ્તિક ભાવ આવી જાય આ જેનાથી ચેતવા જેવું છે એટલી જ બાબત હું તમને ગણાવી દઉં છું કે આવી બધી નાસ્તિકતા પેદા થવાની સંભાવનાઓ છે એ બધું સમજી રાખ્યું હોય તો મૂર્તિ માંથી ભગવાનની ભક્તિ માંથી પડાય નહીં હજી એક વાત કરે છે ઈર્ષા આવો એકાદો સ્વભાવ દોષ વર્તતો હોય તો નારદ સંકાદિક જેવા સાધુ વાત કરતા હોય તો પણ ન મનાય એ કારણ છે અને વાત સાચી પછી ગમે એટલી સાચી વાત કરે મનાય બદન ને માનરૂપી દોષ હતો પછી મુક્તાનંદ સ્વામી સમજાવવા જાય તો ગળે ઉતરતું હતું આ દોષ છે ને આપણા દોષને લીધે આપણને સાચું સમજાવવા નથી દેતા ભાઈ અને હું તમને સાવ સમજાય ભાષામાં કહો આપણે આસ્તિક છીએ આસ્તિક છીએ ને બધા આપણે આસ્તિકની પૂંછડી કહેવાયે છે પણ જો ભાઈ આસ્તિક આપણી જાતને કેવડાવીએ છીએ છતાંય સંત શાસ્ત્ર અને ભગવાન કે છે એ આપણે માનીએ છીએ આપણે માનીએ છીએ જો તમે કહો કે આ માનીએ છીએ તો હાલો શાસ્ત્રોમાં સંતોમાં સંતોએ ને ભગવાને એમ કહ્યું છે કે ભગવાનની ભક્તિમાં જ સુખ છે સંસારમાં ક્યાંય સુખ નથી આ જગત સ્વાર્થી છે પંચ છે એ ઝેર છે લક ચોરાસીમાં ભટકાવનારા છે नरक में ना पैसो मूल रूपवान स्त्री सारी बड़ी वस्तु बाधी जीवन कल्याण मार्गे पड़ना एक मना आस्तिक छे मनता तो नहीं छू पुण्यप छोड़िए શું પાપ કેવાય નથી ખબર સંતો કે સાહે છે ભગવાન પાપ કેવાય છતાં પાપ છૂટી જાય એક બીડીનું ઠુઠું નથી છૂટતું લ્યો થાકી જાય સાધુ કઈ કઈ નહીં મેં તો એક વાર પાંચ બેઠા હતા આફ્રિકામાં હતા ત્યારે વાત કરતો મેં કીધું ગુટકાન તમાકુ ત્યાં બાબુ બધું ન ખાવું જોઈએ એક છોકરો આવીને મારે હાથમાં પડીતી આવી એ વખતે તુલસી મળતી હવે નથી મળતી મને ખબર નઈ મેં કે સારું એક જણા છોડ્યું નથી દીધી પેલા નથી આપણે કઈક આસ્તિક છે નથી સંતની વાત મનાતી તમે વ્યસન ના કરો એમાં સાધુ શું ફાયદો થવાનો છે પણ છતાં કોઈ દોષ છૂટતા નથી ભગવાન માનતા નથી દોષ નું માનીયે છે બઉ કે સાધુ રાખે પણ નાસ્તિક આપણને કામ કરોર લોભ મદ મન ઈર્ષા એ આપણને નાસ્તિક કરી દીધા છે આપણને ભગવાન મનાતું નથી પણ આ દોષ મનાય છે દોષ જે કે આપણને ઓકે થઈ જાય એ કે બરાબર છીએ ને નાસ્તિક आस्तिकोषो लीधे निकल गया याद रख्य सामान्यमा मनस मने तित कल्याण की साची बात की जो आप न मानिए तो अपने निकमो छेस्तिक કોઈ પણ આપણને કોઈ પણ હોય ને વ્યક્તિ એક્સ વાય જેડ સાચી વાત કરતો હોય મનાય નહી કલ્યાણની વાત કરે મનાય નહી સાચી વાત બહુ બધા વિરોધ પડે એનું કારણ શું છે કઈ લોભ છે કાંઈ માન છે કાંઈ ઈર્ષા છે આ દોષ ગણાવ્યા છે શું શ્રીજી મહારાજે વચન મૂક્યું છે તો નારદ સંતિ જેવા સાધુ વાત કરશે તોય મનાશે નહીં એટલે સંત હોય કે ગમે તે હોય સાચી વાત કરે ને જો મનાય નહીં તો નાસ્તિક છીએ હવે છેલી વાત શ્રીજી મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી વાત કરતા જવાબમાં કે આ નાસ્તિકપણું મટે ક્યારે બસ આટલું ક છોલું આ નાસ્તિકપણું મટે ક્યારે તો કે જેને ભગવાન ને ભગવાનના અવતારોનો યથાર્થ નિશ્ચય અને મહિમા છે અને ભગવાન ભગવાનના અવતારોને વિશે જેને ભક્તિભાવ છે એવા ભક્તિનિષ્ઠ સાધુઓના મુખે જ્યારે ભાગવત જેવા સત્શાસ્ત્રોની કથા સાંભળે અને એમાંય જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયરૂપ જે ભગવાનની લીલા છે એની મહિમા સહિત શ્રવણ કરે ત્યારે એને ભગવાનનો મહિમા સમજાય ભગવાનની ભક્તિનો મહિમા સમજાય ભગવાનના અવતારોની ભક્તિ ઉપાસનાનો મહિમા સમજાય ભગવાનના નામ સ્મરણનો મહિમા સમજાય ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનો મહિમા સમજાય અને ત્યારે એને જીવમાંથી નાસ્તિક જાય અને આસ્થિક પણ હવે સમરી ટૂંકમાં જેને ભગવાનની મૂર્તિને ભગવાનના ભક્તોમાં નાસ્તિક ભાવ છે એ લોકો તો આપણે જોઈ લીધા એનું કલ્યાણ નથી પણ આપણે તો આસ્તિક છીએ અને આપણે જો પ્રત્યક્ષ ભગવાન મૂર્તિમાં બિરાજમાન છે ભગવાનના ભક્તોમાં પણ ઠાકોરજી બિરાજમાન છે એવા ભાવથી જો દર્શન સેવા પૂજન વ્યવહાર નહીં રાખીએ મૂર્તિની પૂજા કરતા કરતા પ્રત્યક્ષ ભાવ ન રાખીએ સાવચેતી તો આપણામાં પણ નાસ્તિક ભાવ છે મૂર્તિની પૂજા કરતા કરતા વૈષ્ણવી પદ્ધતિ છે કેવી સેવા થાય છે ઉનાળામાં હળવા કપડા હોય શિયાળામાં ગરમ કપડાં નાખે ચોમાસામાં મચ્છરદાની નાખે ગરમી થાય તો પંખો નાખે બધું થાય એકદમ પ્રત્યક્ષ ભાવ છે ને ઘડી ઘર ઠાકોરાવે વીંજણો નાખે બધું આવે હવે આવા ભક્તિભાવ આપણે વૈષ્ણવી પરંપરામાં છે પણ એ કેવળ જો ક્રિયા થતું હોય અંદરથી જો એના ભક્તિભાવ ન હોય સાચો અંદર નો ભક્તિભાવ છે આ સ્થાન કારણ છે ઘણી વાતો ઘણા મૂર્તિઓને પૂજારીઓ શણગારતા હોય ને તો મુગટ કે ઉપરની વસ્તુ હોય ને ઘણા બહાર દેતા હોય મેં જોયા છો બાર દેતા આપણને તો થાય દર્શન મુગટના પૂનમના દર્શન કર્યા જે શણગારતા હોય ને એને ભાવ રાખવો બહુ કઠણ હોય એટલે મૂર્તિ પૂજા કરતા કરતા પણ નાસ્તિક થઈ જવાય ખરું પહેલાપ્રતિમાં મોટી હતી ને છો ઘનશ્યામ મહારાજની એના માટે છોકરાઓએ ઝાડો એવો ગુલાબના ફૂલનો હાર બનાવડાવ્યો બહુ મોટો ત્રણ ચાર ફૂટનો તમે એક છોકરો કે એલા આવડો મોટો હાર ના હોય આ ઘનશ્યામ મહારાજને ભાર લાગશે ભાર પ્રત્યક્ષ ભાવ છે આવડો મોટો હાર વજન એટલો વજન મહારાજ ને બાર બીજો છોકરો કે હું બાર લાગવાનું ખીલી ટીંગાડી દેવાનો છે કે આનો નાસ્તિક ભાવ છે જો એને ખીલ્ય ટીંગાડતા જોયો છે ખીલ્ય ટીંગાડી દે છે પેલાને ભાવ છે કે ના ઘનશા મહારાજ પહેરે છે એને ભાર લાગશે અમે ગામડે ગયેલા ત્યાં હરિભગતને બાજુમાં ખૂણે પગથિયા પાસે હનુમાનજી પધરાવ્યા હોય ને બોલું ઝાપટિયું લુગડા લઈને હનુમાનજીને સાફ કરતો દે ધના ધન જેમ ધૂ ખેરતો હોય ને દિવાળીનો મેં કીધે મને મંજન કરાયી પાણી એમાં ડબ ડબાવી દે એટલે ઠાકોરજી છે બળબડીયા બોલી જાય આ આવી રીતે ડુબાડવાનો એ પ્રત્યક્ષ ભાવ રાખીયે એને મંજન રીતે મંજન કરાય મંજન કરતા જયારે સકરિયા ને ધૂળ ઉખેડતા હોય એવી રીતે બી દેતા હોય એમ ન હોય મૂર્તિ ની પૂજા કરતા કરતા નાસ્તિક થઈ જવાય પહોંચી જવાય ત્યાં સુધી નહીં એક જણો પૂજા શાલીગ્રામ ની કરતો એમાં કુતરું રસોડા રોટલી ને થો લેવા આ ઉભો થાય ત્યારે કૂતરું પોગી જાય શાલીગ્રામ લઈને કુતરા ને આટી ગયો મળવા કુતરો બાઉ કરો કરીને ભાગી ગયું પછી ઉભો થાય શાલીગ્રામ લીધા ધૂળ ખકેતા ખતા કે બાર વરસ એવા કરી કામમાં તો આજ આવ્યા આવો નાસ્તિક ભાવ આવી જાય એટલે મૂર્તિથી શું નથી મળતું એકલવ્ય ને ગુરુદ્રોણે ભણવા ન દીધા એક જ વાત છે આટલી હા ખરેખર આટલી જ વાત છે પૂરું ગુરુ દ્રોણ આ વાત ન કહું ને તો રસ નહીં આવે એટલે પૂરું કરી દઉં ગુરુદ્રોણની માટીની પ્રતિમા બનાવી બોલો મૂર્તિ પૂજાથી કાંઈ મળતું નથી તમે જોવો એને ગુરુદ્રોણની માટીની મૂર્તિ બનાવી અને ગુરુદ્રોણને સાક્ષાત માને મારો ગુરુ બેઠો છે પ્રતિષ્ઠા નથી કરી ભીલ જ્ઞાતિ ગુરુ દ્રોણનું દર્શન હતું એટલે માટીની એના જેવી પ્રતિમા બનાવી એની પાસે બેસે પ્રણામ કરે પૂજા કરે આગના લઈ લઈને બાણ વિદ્યા શીખે અર્જુન કરતા ખુદ ગુરુ દોરણાચાર્ય ભણાવેલા ધનુર્ધર અર્જુન કરતા પણ શ્રેષ્ઠ બાણાવાળી એકલવ્ય બની ગયું એનાથી પણ મીઠી વાત એ કહું કે એ ગુરુ ભક્તિ અને એવા એ પ્રતિમાની શ્રદ્ધાને લીધે ભક્તિભાવને લીધે કે ગુરુ દ્રોણને એ કૂતરાને બાણ માર્યા ત્યાંથી ખેંચાય અને એકલવ્યની પાસે આવવું પડ્યું જેને માટીની મૂર્તિ પૂજતો તો એની પાસે સાક્ષાત ગુરુ દ્રોણ ને આવીને ઉભું પડ્યું કે બેટા કોણ છે કે તમે જ છો એક માટીની મૂર્તિ પધરાવી અને પૂજતા પૂજતા સાક્ષાત દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય ત્યાં ખેંચાઈ ને પડે તો આપણે તો શાસ્ત્રો શ્રીજી મહારાજે સંતોએ કહ્યું છે એવા ભક્તિભાવથી મૂર્તિને પૂજીએ તો ઠાકોરજી ખેંચાઈ ના આવે સાક્ષાત હવે એક નાનકડી વાત એક मीठी पर है ने ने एक वार चर्चा थे, कर दो जी, एक बीरबल तुम हिंदू लोग मूर्ति पूजा करते हो, हो। तो मूर्ति पूजा मे शूम ए बीरबल के मार्ग थकल जा प्रेक्टिकल जाए प्रेक्टिकल उसमें होता है तो होता है समय पे बताओ દિવસો દિવસો વ્યા ગયા બિરબલ તો બહુ ચતુર હોશિયાર માણસ હવે અકબર મહારાજને સમજાવવું છે કે હિન્દુઓ મૂર્તિ પૂજા કરે છે એનાથી શું મળે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ હો અને બિરબલે પછી એક દાસીને તૈયાર કરી રાજમહેલમાં છેવડ છેવાડાની દાસી જેને રાણીને રાજા પાસે જવાઈ નહીં પહોંચી ન શકે કોઈ રીતે એવી એક દાસીને તૈયાર કરી અકબરનો એક ફોટો આપી દીધો અને કીધું કે જો હું કહું એમ કરવાનું બીજું કંઈ બોલવું નહીં કોઈને કહેવાનું નહીં માગે એટલા પૈસા આપી દઈશ અકબર મહારાજ આ જગ્યાએથી રોજ સવાર સાંજ નીકળે છે એને દૂર ઓટલે બેસીને તારે અકબરનો ફોટો પધરાવવાનો ફૂલ પધરાવવાના અને ભક્તિભાવ કરતી હોય એ રીતે એની અકબર મહારાજની સ્તુતિ કરવાની અને આંસુ આંખમાંથી હૈલા જાય એવી રીતે તારે લીન રહેવાનું છે અકબર મહારાજ ખુદ આજુબાજુ આવે તોય તો ડગતી નહીં તો કે આ મને ફાયદો ફાયદો પછી થશે એવો ફાયદો થશે તો જિંદગીમાં મને યાદ કરીશ એમ હવે બાંધીઓ તો પછી હોશિયાર હોય જ અને બિરબલે સજાવી દીધા દૂર ઓટલે બેસાડી અકબર મહારાજનો ફોટો રાખી આ ફૂલ ચડાવે સ્તુતિ કરે પાણી ધરાવે ભક્તિભાવથી વંદના કરે અકબર અકબરની માળા કરે અકબર મહારાજ સવાર સાંજે નીકળે આમ નજર જાય કે ક્યારે ફોટો કોનો શું કરે છે સેવકને મોકલો કે જુઓ કે આ બેઠી બેઠી ત્યાં શું કરે છે તપાસ કરીને આવ્યો એમણે કીધું મહારાજ એ તો તમારી ભક્તિમાં લીન થઈ ગઈ છે એટલે આપનો ફોટો છે કેમ અરે મને મારું ક્યાંય મહારાજ મને એની સાથે એટલો પ્રેમ છે એટલું મને હેત છે પણ હું મહારાજા પાસે ક્યારેય જઈ શકતી નથી શું કરું એટલે હું પછી આ ફોટો રાખી અને મારો ભાવ પૂરો કરું છું ફૂલ ચડાવું છું મારો પીવું પ્રીતમ હોય ને એ રીતે હું તો એની ઉપાસના કરું છું હું આ મારા પ્રિયતમ સિવાય બીજા કોઈને ઓળખતી નથી હું એના માટે સમર્પિત થઈ ગઈ અકબર મહારાજ કે યા અલ્લા યા પર્વ ઇટની બંદગી ઇતની ભક્તિ ચલો ખબર ખુદ અકબર મહારાજ આવ્યા જોયો તો ફોટો એ તું ક્યાં કરતી હો અરે મહારાજ બહુ જ પ્રસન્ન હોય ચરણ સ્પર્શ કર્યા બસ મહારાજ મને આ તમારી ભક્તિમાં પ્રેમ છે હમ ત્યારે કંઈ બોલ્યા નહીં અકબર મહારાજ પાછા ફરી ગયા તરત જ બીજા માણસોને બોલાવ્યા કે એ જે છે ને એને મારામાં આટલો બધો પ્રેમ હોય તો વ્યવસ્થા કરો મારે શાદી કરવી છે એની સાથે તો ગોઠવાઈ ગયું શાદી થઈ ગઈ દાસી માંથી શું થઈ ગયા રાણી થઈ ગયા રાણી બાજ મહેલમાં હરે ફરે નવલકા હીર ચીર ઓઢે સોના ચાંદીના કટોરામાં સોના ચાંદી ની ભોજન આરોગ્ય હજારો દાસીઓ એની સેવામાં મહારાજા અકબરના રાણી થોડા દિવસો થયા ને બિરબલ બેઠા થાય પાછો અકબર યાદ આવ્યું એટલે અકબરે પૂછ્યું કે બિરબલ ઓ જવાબ કા ક્યાં હો તો કે જવાબ તો મિલ ગયો ને તો કે શું જવાબ મેળો એ દાસી રાણી થઈ ગઈ અરે તારી ભલી થાય રાજ પૂજે અને રાજમહેલ માં રાણી થઈ જાય તો હિન્દુઓ ઠાકોરજી ની પૂજા કરે એની સમીપમાં સેવામાં ન પહોંચી જાય મૂર્તિ પૂજાનો આ ચમત્કાર છે મૂર્તિ પૂજાનો રહસ્ય છે પણ સાથે નાસ્તિક ભાવ ન આવે પ્રત્યક્ષ ભાવે આપણે શ્રીજી મહારાજની મૂર્તિની ઉપાસના કરતા રહીએ દિલ ભાવ ઠલવીએ અને બીજી ગોખેલી પ્રાર્થના જરૂર કરીએ પણ સાચી પ્રાર્થના તો એ છે આપણને જે શબ્દો ઉઠે અને જીવનમાં જે કાંઈ દુઃખ હોય એની પ્રાર્થના બનાવીને ઠાકરજી આગળ નિવેદન કરો આંખમાંથી આંસુ આવશે અને એ પ્રાર્થના પહોંચી જશે બાકી ગોખેલું શ્રી વાસુદેવ નહીં પહોંચે આ પહોંચી જાય છે માટે એવી પ્રત્યક્ષ ભાવે ઠાકોરજી પાંચ જણા તમે હો તો છઠ્ઠા ઠાકોરજી આપણું સભ્ય છે આપણા પીવું પ્રિતમ છે એ રીતે પ્રતિમામાં મૂર્તિમાં સાક્ષાત ભગવાનનો ભાવ રાખીને પૂજીએ એવી પ્રત્યક્ષ ભાવની ભક્તિ આપણા જીવનમાં શ્રીજી મહારાજ અર્પે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ